आज आप गर प्रथम प्रकरण ओगण सीतेरमू सिक्सटी नाइन रचनामृत श्रवण कर श्रीजी महाराजे सतोने प्रश्न पूछो कि धर्मन स्वरूप शू कारण के हिंसक राजाओ थे शरणे मरता मरवा देता शरणागत मरिया मरिया ना पाप है नही बात सा शरणे आए यत्ये अहिंसा धर्म राखे अहिंसा एणव नहीं तो लड़ाई में के मरी नाखे અને આ એક શરણાગતને બચાવવા જો યુદ્ધ થાય તો પણ કેટલા માણસોને મારી નાખે તો ત્યાં એમ કે છે કે હિંસા એ ધર્મ છે શત્રુઓની સામે લડવું એનું શરણાગત આવ્યું એની સામે તો કે એનું રક્ષણ કરવું અહિંસા રાખવી એ ધર્મ છે તો ધર્મનું સ્વરૂપ શું સમજવું હિંસા ધર્મ છે એ સમજવું અહિંસા છે એ સમજવું એટલે સંતોએ કહ્યું મહારાજ અમને પણ એવો એક પ્રશ્ન છે કે પશુઓ મારીને હિંસામય યજ્ઞ થાય છે એવું પણ નિરૂપણ છે અને ઘી જવ તલ હોમીને અહિંસામય યજ્ઞો થાય એવા અહિંસામય યજ્ઞો એનું પણ વર્ણન છે તો એમાં પણ શું સમજવું હિંસામય યજ્ઞો પણ નિરૂપાયા છે અહિંસામય યજ્ઞો પણ નિરૂપાયા છે તો આમાં ધર્મનું સ્વરૂપ કઈ રીતે સમજવું પણ શ્રીજી મહારાજે એક જ વાક્યમાં બહુ સરસ જવાબ દઈ દીધો के अहिंसाधर्म है ये कल्याण ने अर्थे हिंसामय जो यज्ञयागाादिकम अर्थ ने काम ने अर्थे एट के लौकिक तरी कामनाच्छाओं मनोपूर्ति थाय कल्याण थतु था नहीं जो कल्याण जोतू हो ग्रहस्थ हो त्यागी होने मन वचन ने कर्म थी संपूर्णपणे अहिंसा धर्म धर्मनूज पालन करव पड़े केलियर कट हमें थोड़ा समझवा चार वेद है वेद, ऋग्वेद यजुर्वेद आ त्र वेद में अहिंसा मय यज्ञ शब्दो ध्यान रखो हिंसा ने अहिंसा अहिंसामय यज्ञ घी जव तल होमी जो यज्ञ करे पशु ने काी होमे ये बदा हिंसामय यज्ञ तो आ त्रन वेद शाम रूप और यजुर्वेद एम अहिंसामय यज्ञों निरूपण है सात्विक यज्ञों पर एक अथर्व वेद थोड़ा में थोड़ा हिंसामय यज्ञों निरूपण है शेने न अभिचरन यजेत अजे नजेेत अग्निशोमियम पशु मलभेद अर्थ शू है कि अमुक प्रकार यज्ञ करव हो तो अमुक प्रकार पशुओं पक्षीओ एने होमी ने यज्ञ कर अथर्व वेद में कह एट सतो एक करी व प्रश्न आम समझू शू जारी वेदवाद તો કે આવા પશુ પક્ષી અમુક યજ્ઞમાં હોમીએ તો શું થાય તો કે તમારે જે કંઈ કષ્ટ હોય એની તત્કાલ નિવૃત્તિ થઈ જાય મનોકામના પૂરતી થાય તો હવે પ્રશ્ન થાય ને કે વેદ અથર્વવેદ આવી વાત કરવી શું શું કામ જોઈએ મૂળ વાત એવી છે કે અથર્વવેદ પણ અદ્ભુત વેદ છે એમાં આત્મા પરમાત્માની એવી ઉત્તમ બ્રહ્મવિદ્યાનું નિરૂપણ છે કે ન પૂછવું દિવ્યવેદ છે એમાં જે નારાયણ સુપ્ત છે એ એક કે એક લગભગ બ્રાહ્મણો બધા એના પાઠ કરતા હોય છે એ અથર્વવેદનું છે અને એટલું દિવ્ય સુપ્ત છે કે આપણે સાંભળીને આમ રૂવાણા ખડા થાય છે એટલે અથર્વવેદની અંદર સંપૂર્ણપણે બ્રહ્મવિદ્યાનું અતિશય નિરૂપણ છે જ पण थोड़ा हिंसा में यज्ञों पर निरूपण है तो ये शा कर यजवा वेद न एव विचार छे के आत्मा परमात्मा मोक्षनीत है ये, ये तो अं करी पण परोक्ष बात है નજર સામે કંઈ આત્મા પરમાત્મા મોક્ષ કંઈક કોઈને દેખાડી શકાતો નથી કે લે ભાઈ જો આત્મા રહ્યો ને મોક્ષ રહ્યો અથડીમાં થોડો દેખાય છે એટલે પરોક્ષ છે અનુભૂતિનો વિષય છે પણ કોઈને કાંઈ એમ દેખાડી ન શકાય આ રહ્યો મોક્ષ એટલે જે વસ્તુ આપણે પ્રત્યક્ષ દેખાય નહીં એમાં જલ્દી પ્રતીતિ ન આવે એટલે વેદનો એવો વિચાર થયો કે આપણે કંઈક એવું કરવું જોઈએ કે એને પ્રત્યક્ષ ફળ મળે એવું વેદ મંત્રોથી દેખાડીએ એટલે આવા યજ્ઞોનું નિરૂપણ કર્યું કે જેથી કરીને તમે એ યજ્ઞ કરો એટલે તમારે સાંસારિક કષ્ટ છે દ્રમ કરતો એ નિવૃત્ત થયું એટલે તરત જ પ્રતીતિ થાય શું કે વેદ મંત્રો કે છે વાત સાચી છે હવે જો આ વાત સાચી હોય તો આત્મા પરમાત્મા મોક્ષ વાત કરે છે એ પણ સાચી હોવી જોઈએ આવી રીતે એક દોરવાની પ્રક્રિયાનો વિચાર વેદનો છે હવે એમાં થોડું સમજો ઘણા લોકો એમ કે છે કે ભૂત પ્રેત એવું કઈ છે નહીં એ બધું દિંડક છે આમાં ઘણા એટલા બેઠા છે કે અમે એમાં કહ્યું મોનતા નહીં કારણ કે એ પોતે ભૂત જેવો હોય કારણ કે આપણે ભેળા થાય ત્યારે આપણે ચર્ચા કરતા હોય છે એટલે તે ભૂત જોયું પણ તમને ખબર છે એક ભૂત મારા ઉપર ફોન આવ્યો હતો ભૂત ભેળા થાય ત્યારે એ એમ ચર્ચા કરે છે એટલે તે માણસ જોયો કારણ કે એકબીજાને ન દેખાતું હોય એટલે પ્રતીતિ ન થાય તો ઘણા કે છે કે આ ભૂત પ્રેત છે પણ હકીકતમાં ભૂત પ્રેત યોની છે માણસને વાસના હોય મરી જાય એટલે પછી એને પ્રેત ભૂત ની યોની એનો દેહ આવે પછી પોતાના પરિવારના કોઈ સભ્ય હોય એના શરીરમાં આવી અને એ પોતે કઈક બોલે અને એમાં એવી એવી વાતો બોલે કે જે અત્યંત સિક્રેટ હોય ખાનગી હોય કે તમારે માન્યા વગર છૂટકો જ ન થાય ને એવા લેખાથી બોલે એવી રીતે બોલે એવા પ્રમાણ આપે કે તમારે માનવું જ પડે કે થોડા વર્ષો પહેલા ગુજરી ગયા છે એ પોતે બોલે છે એવા અમે તો ઘણા પ્રસંગો જોયા છે તમે જોયા હોય કે ન જોયા મને ખબર નથી આપણે એવું જોયું હોય છતાં ન માનવું આ દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદ એ ક્રાંતિકારી કહેવાય છે ઘણા પુસ્તકો લખ્યા છે એમાં એક પુસ્તક એમણે લખ્યું છે મારા અનુભવો એમાં એક ચેપ્ટર છે ભૂત પ્રેત છે ખરા અદભુત ચેપ્ટર છે વાંચવા જેવું છે કે આત્મા મર્યા પછી પણ રીએ છે ભૂતપ્રેતની ખાતરી થઈ જાય તો એ વાત સો સાબિતી મળી ગઈ કે માણસ મરે છતાં મરતો નથી આત્મા રિયે છે એની પ્રતિપિ થઈ જાય એટલે એક વસ્તુ સાબિત થઈ જાય કે આત્મા અખંડ છે એ માટે મને એટલી બધી ઈચ્છા કે મારે ભૂત જોવું છે કે તમે નઈ માનો હું એટલા માટે રાતોને રાતો અનેક સ્મશાનોમાં જઈને એટલો સૂતો છું કોઈ આવે તો વાત કરવી છે પણ મને કોઈ ભૂતપ્રેત દેખાણું નહીં પછી ક્યાંય એવું દેખાય સંભળાય કે ફલાણા જગ્યાએ એક મકાન છે ને એમાં ભૂત થાય છે તો હું હળી કાઢીને એ મકાનમાં જ જાઉં ને ત્યાં જ રાયતો રહું જો મને ભૂતપ્રેત દેખાય તો મારે એક સાબિતી મળી જાય હિંમત ને અને જિજ્ઞાસા દાદ દેવી પડે આપણે કે મરવા થોડું જોવા હજત હજુ મું પણ કે હું ઘણા સ્મશાનોમાં સૂયો ઘણા ભૂતિયા મકાનોમાં સૂતો પણ મને ક્યાંય ભૂત પ્રેત દેખાણું નહીં પણ એ પુસ્તકમાં એમણે પછી કે આટલા ભૂત પ્રયાતના સ્મશાનુમાન રખડ્યા પછી ન મળ્યું પણ એક અનુભવ મારે લખવો પડશે નિખાલસપણે કે હું કાશીમાં હતો અને ત્યારે મેં એક આશ્રમમાં સાંભળ્યું કે ત્યાં એક મકાન છે એમાં ભૂત થાય છે એટલે મેં તરત ત્યાં ગયો અને એ મકાનમાં મેં રહેવાનું નક્કી કર્યું હવે હું રહ્યો પહેલી જ રાત રાત્રે સૂતો તો કંઈ પવન ન હોય ને ધડાદ બારણાઓ બંધ થઈ જાય અને આખી રાત મારી પલંગની આસપાસ આસનની આસપાસ બસ કોઈ ધબ ધબ ધબ ધબ ધબ ધબ હૈરા કરે બસ એનો એમ વિક્ષેપ કર્યા કરે મને ઊંઘવાના નહીં આવું રોજનું એમ એટલે મને નક્કી થઈ ગયું કે અહીંયા જે કહે છે ત્યાં એક વ્યક્તિએ આત્મહત્યા કરેલી એ આશ્રમવાળાએ કીધેલું કાંઈ એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને એને ડિપ્રેશનમાં એને આત્મહત્યા કરી એનું એ ભૂત છે નડે છે અને કોઈને સુખ લેવા દેતું નથી મને થઈ ગયું કે છે રોજ નો અનુભવ પણ હું ત્યાં રેતો હિંમત થી મને દેખાય ને વાત થાય પણ એવી વાત થતી નહીં પણ સંચાર વિક્ષેપ રોજ પછી કે મારી હિંમત જોઈને બે સાધુ હોય પછી રેવા એ વાત મેં કીધું નતો દેખાય છે આવું મન અનુભવ થાય છે પણ એને એમ થઈ ગયું કે હવે કે આવું હોય નઈ આ સ્વામીજી રે છે તો એટલે બે સાધુ બીજા બાજુના રોમ હતા એમાં આવી રેહ પણ જેવા રહ્યા એના તો ઢોલિયા હજમચાવી નાખ્યા બીજે ભાગી જ ગયા એ તો બહુ જ પરેશાન કરતા યા તો હે એ લોકો તો વયા જ ગયા પણ હું ત્યાં ઘણું રોકાયું પણ મને આ વિક્ષેપ રહેવો અને મેં અનુભવ્યું છે કાંઈક કોઈ છે પછી મેં એને કીધું કે ભાઈ હું તારું કલ્યાણ કરવા ઈચ્છું છું હું તને નડતો નથી તો તું મને શા માટે નડે છે એટલે થોડા વિક્ષેપો ઓછા થઈ ગયા પણ મારે નોંધવું પડે કે મેં આ અનુભવ કર્યો છે પણ ધુમાડો દેખાય તો અગ્નિ છે ને પછી અગ્નિ આપણને ન દેખાય આપણી એવી જગ્યાએ બેઠા હોય તો પણ ધુમાડો ઉપર ચડે ખબર તો પડે ને કે ત્યાં અગ્નિ છે અને અનુમાન પ્રમાણ કહેવાય તો આટલું અનુભવવા છતાં આજે પણ સચ્ચિદાનંદ સ્વામી એમ કહે છે કે ભૂતપ્રેત જેવું કશું છે નહીં અને એટલું બધું તર્ક રીતે ગયા કે પછી એને એવું કહે છે કે આત્મા જેવું કાંઈ નથી આમાં એક જન્મતાની સાથે એક શારીરિકમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે શરીરમાં એને લીધે ચેતનાનો અનુભવ થાય છે શરીર મરી જાય એટલે આત્મા પૂરું થઈ ગયું જેને આપણે આત્મા કહીએ છીએ એટલે મર્યા પછી મોક્ષ જેવી કોઈ વાત જ નથી આત્મા જ નથી રહેતો તો પછી મોક્ષ ક્યાંથી હોય એટલે મોક્ષ માટે જે લોકો આ બધી પ્રયત્નો કરે છે એની એની તો મને દયા આવે છે અને ભગવાનના અવતારો થતા જ નથી અવતાર ક્યારેય આવતો નથી કોઈ મળનારો કોઈ અહીંયા માને પેટે જઈને કોઈ ભગવાન હોય શકે નહીં એને કર્મ અને કર્મના ફળ જે શાસ્ત્રો કહે છે પણ એ બધી કાંઈ મગજમાં ઉતરે એવી વાત નથી એટલે હું કોઈ પરલોકને નાને એને કંઈ માનતો નથી શાસ્ત્રોમાં વિદ્વાન છે પણ શાસ્ત્રોમાં જ કહ્યું છે તર્કો અપ્રતિષ્ઠા તર્ક તમને ક્યાંય ન લઈ જાય પણ અતિ દરેક વાતને એવી તરકતી તરકતી તરકતી ચૂથે કે અનુભવ હોય એને ચૂથી નાખે તર્ક તો એવી વસ્તુ છે એટલે કટોક છે બુ શ્રદ્ધા મુમુક્ષા બુદ્ધિ છે એનો મૂર્તિમંત સ્વરૂપ આ સ્વામીજી કહેવાય તો ભૂત પ્રયત્નો આવી રીતે અનુમાનથી આપણે ઘણા જોયા છે એવા એ દાખલા છે આપડે તો માનીયે છે ગીતામાં ભાગવતમાં રામાયણમાં વચનામૃતમાં શિક્ષાપત્રીમાં દર જગ્યાએ ભૂત પ્રયત્ની અનુન્યુ પ્રતિપાદન છે ને છે એવા ઘણા પ્રસંગો છે એની કથા માંડીએ તો સવાર પડી જાય પણ એવું તો કરાય નહીં ને પણ એક પ્રસંગ તમને તાજામાં તાજો કહો આ ઈસુશન બે ચાલે છે અને જે ગયો એપ્રિલ મહિનો એપ્રિલ મે જૂન ચાલે છે બે મહિના પહેલાની વાત કુંભાજી દેરડી કુકાઓ પાસે ત્યાં દોંગા પરિવાર છે રવજીભાઈ ગુજરી ગયા એટલે મરી ગયા મરી ગયા એટલે ઓફ થઈ ગયા તો પુનાભાઈનો પુનાભાઈ ના ભાઈ રવજીભાઈ રવજીભાઈ નો દીકરો ભદ્રેશ એકવીસ વર્ષ અત્યારે છે એના શરીરમાં છેલ્લા ઘણા વર્ષોથી એ પુનાભાઈ ના ગુજરી ગયેલા પંદર વેલા વર્ષના પત્ની આવે ઘણા વખત થી અને પછી લોકોની સાથે ચર્ચાઓ થઈ આ એટલે નક્કી થઈ ગયું કે એ જ છે અને પૂરેપૂરી ખાતરી પણ એમ કઈ બહુ હેરાન કરે નઈ એટલે બીજો કોઈ પ્રશ્ન નહીં આવે ત્યારે બધા બેળા થાય પૂછે આવું બધું પરિવારની જેમ બધી વાતો થાય પણ આ એપ્રિલ મહિનામાં એમણે ભદ્રેશના શરીરમાં આવી પ્રવેશ કર્યો એટલે કુટુંબના બધા ભેળા થઈ જાય આવું ત્યારે ભેળા થઈ જાય શું છે કેમ છે શું આવું થયું નામ તેમ બધું એમણે કીધું કે જુઓ તમારે ખેતરમાં પાણીની બહુ તકલીફ છે એ ટુ જેડ બનેલી વાત કહું છું પાણીની બહુ તકલીફ છે તમે કેટલાય બોર કરાવો છો ને કુવા ગણાવો છો પાણી થતું નથી પણ હું તમને જે જગ્યા દેખાડું એ જગ્યાએ તમે બોર કરો ચોક્કસ પાણી થાય ત્યાં ખીજડો છે ખીજડા પાસે તમે બોર ગાળો અને જોજો એક્ઝેક્ટ ત્રણસો ફૂટ ધોધમાર પાણી થશે પણ એક કામ કરવાનું છે તમારે એટલો દિવ્ય પ્રસંગ છે એટલે હું તમને કઈ રહેવા જોઉં છું કે બોર માંથી પાણી ત્રણસો ગુરુકુળી તમારે મને પીવડાવવાનું છે હું એ વખતે ભદ્રેશ ના શરીરમાં આવીશ મને એ પાણી પીવડાવવાનું છે એ પાણી પીતાની સાથે મારી પ્રેતીઓની મુક્તિ થઈ જશે માટે આટલું તમારે કરવાનું છે હવે આ પરિવાર એને કોઈ જોગી સામી ની ખબર નહીં પરિવાર નહી પ્રેત થયા પછી એને ક્યાંથી ક્યાં ક્યાં ક્યાં ક્યાં ક્યાં મુક્તિ માટે ફાફા ફાયા એમાં આ મહાપુરુષ નજર આવ્યા છોડાવે તો મને આ મહાપુરુષ છોડાવે અહુના લોકોને તો એક અનબિલેબિલ વાત હતી જ માની ન શકાય એવી છતાંય પાણીની લાલચ હતી એટલે એમણે ખીજડા વાળા ખેતરે ખીજડાની પાસે બોર કર્યો ત્રણસો ફૂટ ધોધમાર પાણી છૂટ્યું સાચું થઈ ગયું એટલે તરત જ પાછા વેલા ભદ્રેશ શરીરમાં આવ્યા એમણે કીધું કે હવે તમારે ધોધમાર પાણી થઈ ગયું છે હવે મારું કામ કરવાનું છે આ ચોથી તારીખે ચાર પાંચ એટલે એપ્રિલ ને પછી મે આવી ગયું 4 5 બે હજાર સાત શુક્રવાર છે ત્યાં સુધીમાં તમારે ત્યાં બધાએ જવાનું છે છય ભાઈઓ જવાનું છે અને સ્વામી પાસે પાણી પીવડાવવાનું છે એ પાણી મને પીવડાવવાનું છે અને બધાએ પાંચસો પાંચસો રૂપિયા સ્વામીને આગળ ભેટ મૂકવાના છે આટલું કામ બધાએ કરવાનું છે અને શુક્રવાર સુધીમાં બધાએ જઈ આવજો હવે શુક્રવારે શનિવાર ને રવિવાર રવિવારે છ પાંચ ને બે હાજર સાત તે દિવસે આપણે બધા ત્યાં રાજકોટ ગયા હતા જોગી સ્વામીનો એકસો વર્ષનો જન્મ પ્રસંગ હતો એની પહેલાનો બે દિવસનો હું ત્યાં ગયો ત્યારે મને આ બધી વાતની જાણ થઈ મને કીધેલું કે તમે આ પ્રસંગ તમારા પ્રવચનમાં લેજો પણ હું એ સમયે કઈ લઈ શક્યો નતો કારણ કે ભગવાનની ઈચ્છા છે કે આ જગ્યા બરાબર એક્ઝેક્ટ છે લાઈન મૂકવા જેવો છે એટલે એ પરિવાર પછી ચોથી તારીખે શુક્રવારે ત્રીસ બહરાઓ અને પાંત્રીસ ત્રીસ પુરુષો અને પાંત્રીસ બૈરાઓ પાસઠ જણાનો પરિવાર બધાએ ગાડીઓ બાંધીને પહેલીવાર રાજકોટ ગુરુકુળમાં આવ્યા જોગી સામીને ત્યાં રૂમમાં ગયા બધા બેઠા પુરુષો ભદ્રેશ બેઠો અને આખું શરીર ધ્રુજવા મળ્યું વાયબ્રેટ લેવા માંડ્યું એટલે આવી ગયા એટલે તરત વિહારી સામે જોગી સામેને કોગળા કરાવીને એક ઘૂંટડો પાણી પીવડાવ્યું અને પછી એ લઈ અને ભદ્રેશને એ પાણી પીવડાવ્યું પીવડાવી ની સાથે જ પહેલાના શરીર માંથી જે પેલી પ્રેતરૂપે બા એ એકદમ તેમાંથી નીકળી સદાને માટે મોક્ષ માર્ગે જતી રહી આ જોગી સ્વામી છે બધાએ પાંચસો રૂપિયા પાંચો પાંચો ભેટ મૂક્યા ને એને પ્રતીતિ થઈ ગઈ કે સ્વામી નારાયણ ભગવાન અને એના આ સ્વામી સાધુ એના જેવું કોઈ નહીં એ પાસઠે જણા એ કંઠી બાંધીને સત્સંગી થયા હજી ધામમાં વ્યાજ હશે ને તોય આપણને એનો મહિમા નહીં સમજાય નહી સમજાય નહીં સમજાય ને નહીં સમજાય બીજી વાત એ છે ત્રેયોની છે સાબિતી થઈ ગઈ જો પ્રેત સિદ્ધ છે તો એનો અર્થ એ વાત નક્કી થઈ ગઈ તો એ વાત શાસ્ત્રો કે છે કે આત્મા અમર છે તો શાસ્ત્ર સાચા થઈ ગયા તો શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે પરમાત્મા પણ છે તો પરમાત્મા સિદ્ધ થઈ ગયા એક વાત બીજી વાત પ્રેતયોની સિદ્ધ થઈ તો એ પણ સિદ્ધ થયું ને કે પ્રેતને લાવી અને સત્ય છે એ સિદ્ધ થયું તો પછી એ મંત્રના જે હનુમાન વગેરે દેવતા છે એ સાચા છે એ નક્કી થઈ ગયું જો હનુમાનજી સાચા છે એ નક્કી થયું તો હનુમાનજી જેનું ભજન કરે છે એ રામ ખરેખર ભગવાન છે એ સાચું થઈ ગયું તો યે રામના શાસ્ત્રોમાં વર્ણન આવે છે એ શાસ્ત્રો સાચા થઈ ગયા તો એ જ શાસ્ત્રો એમ કે છે કે એ ભગવાન આ બ્રહ્માંડના સર્વ કરતા હરતા ને સર્વ કર્મ ફળ પ્રદાતા અને સર્વ સુખ ના છે એ સાબિત થઈ ગયું ત્રીજી વાત પ્રેત યોની સાબિત થઈ ગઈ તો ચોરાશી લાખ યોની છે એમ શાસ્ત્ર કે છે સાબિત થઈ ગયું તો એ ચોરાસી લાખ યોનીમાં અપાર દુઃખ છે એમ શાસ્ત્ર કે છે એ વાત સાચી ઠરી કેમ ધીમા પડી ગયા અને લખચોરાશીમાં જે દુઃખ છે એ હકીકત છે તો શાસ્ત્રો એમ કે છે કે લખ ચોરાશીમાં અનંત છૂટવા માટેનો એક જ દ્વાર રૂપા માનવનો દેહ મોંઘામાં મોંઘો છે માટે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો એ વાત સાચી છે ખોટી છે સિદ્ધ થઈ ગઈ ને એથી સિદ્ધમ એટલા માટે વેદ એમ કે છે કે જો થોડું પ્રત્યક્ષ ફળ મળે એવા હિંસામય યજ્ઞો થોડા બતાવીએ તો લોકોને પ્રતી આવે કે આત્મા પરમાત્મા ને વાત વેદ કહે છે એ સાચી છે પણ તો ફરીથી પ્રશ્ન થાય કે એને કષ્ટ નિવારણ માટે યજ્ઞો બતાવવા જ હોય પ્રત્યક્ષ ફળ મળે એવા તો અહિંસા યજ્ઞો બતાવવા જોઈએ ને ઘેટા પકડા મળે એવા શું કેમ બતાવવા જોઈએ એવા એવું છે સાંભળવું છે અહિંસામય યજ્ઞો કષ્ટ નિવારણ માટે પણ વેદમાં બતાવેલા છે જ પણ થોડાક હિંસામય પણ કષ્ટ નિવારણ માટેના યજ્ઞો વેદમાં બતાવ્યા છે એટલા માટે બતાવ્યા છે કે ત્રણ પ્રકારના લોકો છે રજોગુણી તમોગુણી અને સત્વગુણી તો સત્વગુણી લોકો છે તો સ્વાભાવિક હિંસાથી દૂર ભાગીને પેલા અહિંસાય અહિંસામય કષ્ટ નિવારણ માટે કે બીજા કોઈ પણ ભગવત પ્રશાંતતા કરવાના છે એને તો કંઈક કહેવાની જરૂર જ નથી એને તો પ્રતીતિ છે ભગવાનમાં શાસ્ત્રમાં આત્મામાં મોક્ષમાં એટલે એ લોકો કષ્ટ નિવારણ માટે કે બીજી કોઈ પણ રીતે અહિંસામય યજ્ઞો જ કરવાના છે પણ જે પેલા રજોગુણિતોગુણી લોકો છે અને હિંસકૃતિ ધરાવે છે એના માટે આવા યજ્ઞો બતાવ્યા છે એ આવા યજ્ઞો કરતા એને પ્રતી થાય રજોગુ શ્રદ્ધા વાળાને અને ધીમેથી પછી એને સાત્વિક શ્રદ્ધા તરફ એને વિશ્વાસ જાગે એટલા માટે રજોગુણી તમોગુણી લોકો માટે વેદમાં આ પ્રકારના યજ્ઞ મૂક્યા છે અને એ પણ હિંસાના સંકોચને માટે સંકોચ એટલે હિંસા ઘટાડવા માટે નિમિત્તે જ મારો હવે એવા વર્ષમાં એક જ દિવસ જ આવે અને એ પાછા યજ્ઞ નિમિત્તે જ મારો બાકી ન મારો એમ કહીને હિંસક લોકો રજો ગુણિત છે એને આખા વર્ષમાં હિંસા ઘટાડવા માટે વેદમાં આ હિંસા માં જેમ કે રોજ પચી પચાસ હોય તો સાધુ એમ કે તમે જમ્યા પછી એક બીડી પી જ પચી બીડી ભાંગી ભૂંગળો કર્યો મોટો એક કીધું છે ને પણ પચાસ હાલ દીધી એકમાં અને પછી લગાવીને બે બોલો બપોરે ચરું કરે હાજે ઠરે એટલે આમાં હિંસામય યજ્ઞો રજોગુણી તમોગુણી વાળા માટે બતાવ્યા સંકોચને માટે પણ થયું છે થોડુંક શું કે વધારે પડતા લોકો તો રજોગુણી તમોગુણી હિંસક લોકો છે એટલે પ્રચાર વધારે ને વધારે હિંસામય યજ્ઞો નો એટલે ભૂંગળો કર્યો ને બીડીનો એમ એટલે વધારે યજ્ઞો દેખાય સ્વર્ગ કામેસ્ટી યજ્ઞોનું બહુ ચલાવ્યું કે તમે આવી પ્રકારના પશુઓ હોમીને યજ્ઞ કરો એટલે તમને મર્યા પછી રોકડું સ્વર્ગ મળે એટલે એનો તો એવો પ્રચાર થયો એવા યજ્ઞો થતા કે તમે જોઈને ધ્રુજી જાઓ એટલા સેંકડો હજારો પશુઓ એની યજ્ઞ હોમાઈ જતા અને એવા યજ્ઞો બહુ થતા બહુ એટલે બહુ હાહાકાર થઈ જાય એવા પણ એ તો અઢી હજાર વહેલા વર્ષ પહેલા અઢી હજાર પચીસો વર્ષ પહેલા ભગવાન બુદ્ધ ને મહાવીર આવ્યા એમણે પછી સ્વર્ગની વાત ઉપર ચોકડી મરાવી અને મોક્ષની વધારે વાતો કરી અને અહિંસાનો ઉપદેશ આપી અને એવા હિંસામય યજ્ઞો બંધ કરાવ્યા એ યજ્ઞો બંધ થયા પણ પછી વળી પાછા થોડા ધીમે ધીમે કરતા પાછા દેવી દેવતાઓને રાજી કરવા માટે પશુઓ હોમીને ઘેટા બકરા હોમીને યજ્ઞો થાય એવી પાછી શરૂઆત થોડી થોડી થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા બસો વર્ષ પહેલાં અને એમણે એવા યજ્ઞોને પણ બંધ કરાવ્યા એટલે આજે હવે એવા યજ્ઞો ઓછા દેખાય છે પરંતુ કુળદેવ આગળ કુળદેવી આગળ ભૂત ભૈરવ આગળ માતાજી આગળ હજી બલિદાન રૂપે ઘેટા બકરા કુકડા પાડા એ બહુ વધેરાય છે એવું ઘણું બધું ચાલે છે કાંઈ પણ સારો માઠો પ્રસંગ આવેલો કે વધેરો ઘેટું દીકરાનો જન્મ થાય તો વધેલો ઘેટું લગ્નનો પ્રસંગ છે તો વધેરો બોકડો કાંઈ પણ ભૂત નડે છે તો વધારો કોંગ પાડો આ હવે આ આવી રીતે ગમે ત્યાં પ્રસંગ હોય સારો માઠો એ આ માતાજીને આગળ એ બલી ચડાવે તમે કોઈ પ્રસંગે જોયો હોય તો જોવા જોઈ નખો તમે એવા બધા ઘેટા બધા રાડ્યું નાખતા પણ ઘાચ દઈને મારે ઉલાડીને ડોકુ ના ને પાટીઓ પકડીને લઈ જાય બહુ આ પાપ છે જીવ હિંસા આખરે પાપ હિ પાપ જ છે પ્રાચીન બરિશ નામનો રાજા થયો હોય એમણે આવા સ્વર્ગને માટે ફલાણાને માટેની એવા બહુ પશુઓને હોમીની યજ્ઞો કર્યા નારદજી આવ્યા અને પ્રાચીન બરિશ રાજાને કીધું કે આ તું શું કરે છે તો કે કેમ વેદવિહિતા હિંસા હિંસા આ તો વેદમાં કીધું છે અરે ભાઈ કીધું છે પણ હકીકત એ છે કે ભલે તમે કરો કામના માટે કરો છો ને એટલે તમને એ ફળ મળતું તો મળશે પણ આ જીવહિંસાનું પાપ ભોગવા વગર છૂટક્યો નહીં પ્રાચીન નારાજ તો કે તારી મરવાની રાહ જોવે છે બધા રીવે લેવાના છે બદલો લેવાના છે તારે મારી મારીને ત્યાં છોડિયા કાઢી નાખવા ને કેટલી યોનીઓ સુધી તારો અંત નહીં આવે દુઃખ નો એટલે પાપ આખરે પાપ છે એટલે અંધ શ્રદ્ધાથી આવું જો કોઈ પણ કરતા હોય તો એમણે છોડી દેવા જેવું છે કારણ કે અનેક વર્ષ નરક યાતના આ તે ભોગવવાનું પછી પશુ પક્ષીઓ રીતે કપાવાનું રીબાય રીબાય રીબાઈ ને મરવાનું એનો કોઈ અંત આવે નહી માટે જીવ છે એ ગમે તે નિમિત્તે કરો પણ એનું પાપ ભોગવા વગર છૂટકો નથી આ જુનાગઢ ના રાનવ ને એ રાન અવગણ એને આહિર લોકોએ બહુ મદદ કરેલી એટલે પછી એ રાજા રાન અવગણ જ્યારે ગાદીયા બેઠા ને ત્યારે પછી એમણે બાબરિયાવાડમાં એ બધા આહીરોને વસાવ્યા એ રામપર કોવાયાન વાવેરાન એ બધા જે ગામો છે એ બધા બાબરીયાવાડમાં એ આહિરોને વસાવ્યા એટલે આમ તો એ લોકો પશુપાલક સાત્વિક જીવનારા અને ખેતી ધંધો કરનારા પરંતુ અમુક એવા માંસપ્રિય પુરોહિતોના અંતે બધા હતા એમણે એમને દોરા ધાગાણ બાધાને આખડી એ નિમિત્તે માતાજી આગળ ઘેટા બકરા વધેરવાનું બધું જ રેડે ચડાવી અને એના પ્રસાદ રૂપે માંસ ખાતા એ બધા આહીરોને કરી દીધેલા અને ત્યાં રામપરા ગામ છે આજે ત્યાં આ સવાઈ નું સ્થાન છે ત્યાં આખી જ્ઞાતિ આહિરોની દશેરા દિવસે વેળી થાય અને આ સિવાય આગળ રામપરામાં અઢાર વખું પાડા અઢાર પાડાવે પણ પડાપડી થઈ જાય આવું આહીરોમાં પેસી ગયેલું એ ભુવાન દાખલા નાન બધું તો આપણા બસો વર્ષ પહેલા રાઘવાનંદ સ્વામી વિચાર થયો કે આ બધાને મારે સત્સંગમાં જોડવા સત્સંગી કરવા ચોખા કરવા એ મળ્યા ગામડે ગામડે ફરવા ફરતા ફરતા એ વાવેરા ગામડા મૂળુભાઈ બોરીચાર ઈ એના સાગરિકો સાથે બેઠેલા ખબર તો પડી ગઈ હતી રાઘવાનંદ નામનો બાવો આ બાજુ ફરે છે એ આ બધું બધું બહુ કરે છે વિરોધ આપડો એટલે ચડતા હતા ત્યાં જ પગથિયા ચડતા કીધું કે બાબાજી તમે અમારા માતાજીની નિંદા કેમ કરો છો તમે અમારા ભૂવા ભગતની નિંદા કેમ કરો છો તમે અમારા માતાજીના નિવેદન કેમ ભોગવો છો રાઘવાનંદ સ્વામી કેખો અમારી વાત સાંભળો અમે કોઈ માતાજીને નથી માનતા એવું નથી અમે માતાજીને માનીએ છીએ અમે માતાજીની નિંદા નથી કરતા પણ માતાજીની આગળ જે હિંસા થાય છે ને જીવ હિંસા થાય છે એને અમે માનતા નથી કારણ કે મા દયાળુ છે એ કંઈક ભક્ષણ થોડી કરી જાય એ તો રક્ષણ કરે અને દરબાર કોઈને મરવું સારું નથી લાગતું ઘેટાબકરાને કોઈને મરવું ગમતું નથી એ કે તમે દરબાર સામી એવી વાત કરી તમે જંગલમાં ગયા હોય કોઈ લોકો તમને પકડી અને એના માતાજી આગળ તમારો બલી ચડાવવા માટે પકડે તો તમને શું થાય તમારી દશા શું થાય કયો તો ઘેટાબકરાની આ જ દશા થાય સૌને ત્રાસ થઈ જાય ને એમ તમને જેમ ત્રાસ થઈ જાય છે કોઈ કાપી ચડાવી દેવા માટે તૈયાર થાય તો એમ ઘેટાબઘરા પશુઓને પણ ત્રાસ થાય છે દરબાર એટલે અમારો આ વિરોધ છે અને આ શાસ્ત્રનો વિરોધ છે અને પાપ છે એટલે મુળુભાઈ કે બાબાજી તમારી વાત જે હોય તે અમારા માતાજીનો મઢા છે ગામમાં ગામમાં ત્યાં તમે આવો અને ભૂવા ભગત છે બધાને તમે એને સમજાવી દો તો અમે સમજી ગયેલા જ જઈ કઈ વાંધો નહીં હું ત્યાં આવીશ કે રાતે વાંધો નહીં ભુવા ભગત પાસે માતાજીને મટાઈ ગયા એને કીધું તમારે જેટલા ભુવા ને કરવા એને કે રાઘવાનંદ નામ બાબુ આવ્યો છે એને તમારી એવી ભી પાડી દેવાની છે ને ઉભી પૂછી ગામ મૂકીને ભાગી દે આખો બાબર છોડી દે ત્યાં તો ભુવા હાથળ મજા ઠબકારવા આવવા દો સપટીમાં સોળી નાખી એક ડાકલા ની થો પડશે આખું વાતાવરણ મોટી મોટી જટા લીંબુ ની ફાઇટ જેવી આખી ભૂજા હાથી હુંડ જેવી અને પાડાના કાંધ જેવી એની ડોકુ એવા ભૂદાઓ લંગોટિયાને લાલ પટકા બાંધી સિંદુર બિંદુ ઝોપડીને રાખી વાળા બેસી જ વાતાવરણ થઈ ગયું એટલે કીધું કે આવો હવે તમે અમારા માતાજી ભુવા પાસે એને જવાબ દઈ ગયો રાઘવા આવ્યો એ આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કઈ પગ મુક્યો એ અઢારે ભૂવા હતા હજળ પૂતળા જેવા થઈ ગયા સામે માતાજી ને પગે લાગ્યા ને આ બેઠા ને બધા વાત કરી કે ભાઈ આ જીવ ઈન્સીછી પાપ છે મા તો દયાળુ કેવાય એની આગળ આવું બધું ન ચાલ એમ કરી વાતો કરી અને પછી કે કાંઈ તમારે પૂછવું પૂછો પણ બોલો સ્વામી કે પૂછો કઈ પૂછવું હોય નારાયણ નામ કરી દઈ તેમ કરી દે બાલીઓ ભાગી દે ને કોઈ દી સીમાડા નઈ શું કર્યું અમારા બધા રોટલા ખાઈ ખાઈ ને તમે પાડા જેવા થયા હશે પાછો કઈ કર્યું ટાણે ભુવા કે એમ કેમ થાય દરબાર ખીજાવ માં પણ એવું છે ને ભગવાન ના સાધુ આગળ અમારું કઈ હાલે ભગવાન ના સાધુ આગળ તમારું કઈ નું હાલે ના ભગવાન સાધુ ભજન આજથી હું તમારો તમે મારા મને તમારો સત્સંગી કરો ને સ્વામી એને સત્સંગી કર્યા વડોદરા સ્વામી મહારાજ હવે મુળુભાઈ સ્વામી ને લઈને ગામડે ગામડે ફરે હાલો સ્વામી આ બધા સત્સંગી કરો એમાં એક દિવસ મૂળું ભાઈ કીધું સામે આપડે રામપરા ગામમાં અઢાર પાડા આપણે જાઉં સામે સહજાનંદો રાઘવાનંદ પાડી નાખ્યો આવાના દાખલા ફોડી નાખે એમાં છે એટલે ગયા રામપરા અને આઈ સિવાય નું ત્યાં સ્થાન હતું ગામની બહાર ને પછી કઈ ચોરે કે ઉતરા ખબર પડી એનો રાઘવાનંદ આવ્યો છે રાતે જ રોકાય નહી સામી બેઠા તા ત્યાં બધા બધા ભૂવા આવ્યા ભૂવાના વેસે એવા આપણે જોયું તો એમ કઈક થઈ જાય એ આવ્યા જ સામી બેહો બેહો સામી વાતો શરૂ કરી દીધી હિંસાઇ પાપ છે માતાજી તો દયાળુ કેવાય ને આ બધું ના કરવું જોઈએ જોઈએ ભોગવા પડે આવી પૂછવું પણ પૂછાય જ નહી આમ જોઈએ રાખે હકો બકા સામે જોયું બકો હકા સામે જોયે હકાબકા આમ આમ કે રાખે સ્વામી કે પૂછો પૂછો કઈ પૂછવું હોય તો બોલ્યું પછી સ્વામીએ કીધું કે આ પશુ હિંસા આ સિવાય આગળ ન કરાય તમે એને ખીર નેવેદ ધરાવાય એટલે તુવો બોલ્યો ભગવાન આ બધા ભૂવા છે ને અમે રાતે માતાજી ને આગળ સ્તુતિ કરીએ અને માતાજી અમારા આટલા કોઈ એક આવીને કે તમે પશુ કરતા ને મને ખીર ધરાવજો તો અમે માની લઈએ લ્યો સ્વામી કે વાંધો નહી કરો સ્તુતિ આવી માતાજી કે છે બોલો લ્યો તો અમને કઈ વાંધો નથી ને એ બધા ભુવા ત્યાં ભેડા પડી બોલે પાછા હે એ લો શરૂ કરી દીધી સ્વામી તો ત્યાં બેઠા જ ચોરે બે કલાક સુધી સ્તુતિ કરી માતાજી માતાજી કોઈ આવી કોઈ આવ્યું નઈ કોઈ કેવાય ન ભુવા ખીજાણા રાઘવાનંદ સામે ને આવડી આવડી દેવા માંડ્યા ભૂવ જેના ઉપર વિશ્વાસ હોય જે ભળેરો ભૂ એ આ રાઘવાના ને નિંદા કરીને ત્યાં આઈ સુવાય એના પ્રવેશ અરે માતાજી તમે કોણ કોણ છો અરે હું આઈ સુવાય છું રાઘવાનંદ ની ટુકડા કરી નાખી ખબરદાર રાઘવાનંદ જેવા કોઈ સાધુ નહીં અને આજ પછી કોઈ મારી આગળ પશુ હિંસા કરતા નહીં ખીરના નેવેદ ધરાવજો માતાજી હવે માનવ છૂટક્યો અને માતાજી કે રાયરા ટુકડા કરી નાખો છો કઈ કરો તો અને બંધ થઈ ગયો મૂળ વાત એ છે ડરાવી દેવ નહી ડરાવે અને જે ડરાવે એવા દેવ નો આશ્રય ન કરાય ડરાવે એવા દેવ નો આશ્રમ ન કરાય કરાય પુરુષો તમે નારાયણ નો સાધુ પાસે જઈને ઘંઠી પહેરાય અને સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરાય દોરા ધાકા જંતર મંતર ભૂ ત્રેસડીએ ભાગે ગઢડા માં ખીંજી સુતા મહારાજ કહે ખીનજી હા તમે સુરત જઈ અને ચંદન નું લાકડું લઈ આવો આપણે કંઠીયો બનાવી શકીએ ભલે મહારાજ હવે રસ્તામાં એક તાંત્રિક બાવો આવે મેલા જનંતર મંતર કરવા વાળો ઈ પણ એ નૌકામાં બેઠેલો એને ખબર પડી કે વાત વાત હોશિયાર હોય ને એટલે કે આની પાસે પૈસા બહુ જ એટલે પાછળ પાછળ જ પડખે પડખે રહીએ સુરત આવ્યું એટલે એક ધર્મશાળામાં જઈને ખીમજીસુ તારે ઉતારો કર્યો તાંત્રિક બાબા એ પણ એની હારે વાતો બે રાત્રે હું એને મારણ ચારણ ઉડા જેવો કરી નાખું પછી પૈસા કોથળી લઈને વીયો જાણું એટલે એટલે ખીમજીસુતા તો થાક્યા હતા ને રાતે માથે ગયા આ ભાઈ તાંત્રિક બાબાજી હતા એ પછી રાતે ઉભા દાણા પડે જોવે છે અડદ ના દાણા નાખે આખી રાઈ કર્યુંર બાણા નાખ્યા જાયત સાયત ના વીરના નાનાંદનાંદ બધું કર્યું પણ ખીમજી સુધતા તો ખોંખારા ખાઈ ને સામદા ને સામદાણ બોલે પડખા ફેરવે જીવે છે વળી પાછું આવું નાખે એટલે વળી પડખો પડખો ભરે ને ખોંખારો ખાય મળી જીવે છે અને આને છૂપ ઓ હો આ મને કેટલાય ને લાકડા કરી નાખ્યા કેટલાય ને મારી નાખ્યા અને આ એવું આની પાસે કઈ વિદ્યા છે કે જે મારા મંત્ર ની પાછા પાછો રાંધીને ખાઈ જાય મનોહર રાજો પાછું પીડી તો મને મારી નાખશે એટલે ખીમજીભાઈ પગમાં પડી ગયું કે ભાઈ સાહેબ તમારી પાસે એવી કઈ વિદ્યા છે સ્વામીનારાયણ મારો ભગવાન નાતો ધોતો આપણે તાળ્યું લેતો અહીંયાની કંટી સ્વામિનારાયણ સાહેબ ભજન કરું તાર કરવું કે કઈ ન થાય ખીમજીભાઈ તમે એમ કરો મને તમારા ભગવાન દર્શન કરાવ ચોક્કસ કેમ નહીટલી અને ચંદન મંદન ખરી ખરીદી પછી એ તાંત્રિક બાવાજી હતા એમની ભેડા આવ્યા ને આવ્યા ગરડા શ્રીજી મહારાજ ને લીમડાના વૃક્ષ નીચે બેઠેલા ની બાબતે જોયા જોતા સાથે ટાટા બહોળ થઈ ગયા આ જિંદગી આવી વિભૂતિ જોઈને એકદમ પગ પકડી ચોધા રાશો રડી પડ્યા મહારાજ અનેક કાળા કામ કર્યા અનેક જીવ હત્યા કરી આજ તમે સાધુ કરો મહારાજે દીક્ષા આપીને સ્વામિનારાયણ સંપ્રદાય છે ને આ ઘણા લોકો એવું કે છે મોટા મોટા કથાકારો જ્યાં ત્યાં ગમે તેમ ડબકા મારતા હમજણ વગરના કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ માતાજીને વિરોધી છે માતાજીને માનતા નથી અરે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય માતાજીને માને છે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી દિવા કરા પાર્વતીમાં અમારે આ જૂનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જ માતાજી પધરાવ્યા છે હનુમાનજી ગણપતિનું મંદિર અમારે હોય છે ગણપતિની મંદિરની સાથે જ માતાજી પણ શિવજીની સાથે બિરાજમાન કરીએ છીએ અમે પાર્વતીને મારીએ છીએ પાર્વતીના સ્વરૂપો અંબાજી ઉમૈયા ભવાની એ બધા માનીએ છીએ અમે પણ ચોસઠ જોગણીઓ જે છે એ બહુ અલગ વસ્તુ છે એને એના નારાયણને કોઈ સમજ નથી એ ચોસઠ જોગણિયો જે જુદા જુદા સ્વરૂપે પૂજાય હું નામ નહીં આપું કારણ કે કોક ને ખોટું લાગી જાય કે કોણ કોણ જોગણ પૂજાતી હોય મને ખબર છે એટલે એવી ચોસઠ જોગણીઓ જે સમાજમાં જુદા જુદા માતાજીના સ્વરૂપે પૂજાય છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાય ની આસ્થા ન હોય એ સ્વાભાવિક છે પછી તમે કહો અમારા માતાજીને નથી માનતા પણ તમારા હકીકત માતાજી માતાજી નથી એ જોગણીઓ છે સ્વાભાવિક સ્વાભાવિક છે એટલે માતાજી અને જોગણીઓ માતાજી રૂપે પૂજાય છે એમાં આકાશ પાતાળ નો ભેદ છે એટલે જે માતાજી છે પાર્વતી શિવના અર્ધાંગ એને સ્વામિનારાયણના સંપ્રદાયના અનુયાયીઓ સાધુઓ માને છે માને છે ને માને છે એટલે એવો ભ્રમ નહીં રાખવાનો કોઈ કહેતો હોય તો ડફદી કહી દેવાનું હા હવે મૂળ વાત એ છે કે આપણે કઈ આવી જીવ કે આવું કઈ બકરા બલિદાન તો દેતા નથી પણ આપણે જીવનમાં ઘણી બધી જીવ કરીએ છીએ એટલે મન વચન થી આપણે અહિંસક થવાનું મહારાજે કહ્યું છે ને તો આપણે ક્યાં ક્યાં શું શું કરીએ છીએ એ સમજી લેવાનું જરૂર છે હવામાં જીવ છે એ તો હકીકત છે ને સૂક્ષ્મ અનેક જીવો છે પાણીમાં જીવ છે અનેક જીવો છે સૂક્ષ્મ સૂક્ષ્મ અનેક જીવો છે ધરતીમાં જીવો છે ધરતી ઉપર જીવો છે બધે જીવો છે આપણે શ્વાસ લઈએ છીએ એમાં કેટલાય જીવોનું ઘાણ બળી જાય છે એક શ્વાસ લઈએ અને કાઢીએ એમાં કેટલાય જીવો પતી જાય છે આપણે જીવહિંસા કરીએ છીએ આપણે પાણી પીએ કેટલાય જીવ મરી જાય છે આપણે નાઈએ કેટલાય જીવો ચોળાઈ જાય છે હકીકત છે જીવ છે આપણે જીવ હિંસા જ કરીએ છીએ તો ચૂલો સળગાવીએ છીએ આજુબાજુમાં બધા સતત જેવો છે આ ફ્લડ લાઈટો કરતા હોય છે પેલા નથી જીવડા મરતા સતત જીવો મરે છે રસોડાનો ગેસ હોય તોય મરે છે ચૂલો અગ્નિ સળગી એટલે આજુબાજુ તરત જ હવાઓમાં સતત જીવની હિંસા થાય છે ત્યારે આપણે રોટલો થાય છે ચાલીએ તો કેટલાય જીવો એ કીડા મકોડા કેટલાના ઢીંડા ભાંગી જાય છે કેટલા મરી જાય છે હાંજ પડતામાં તો કેટલા પતાવી દેતા જીવ હિંસા આપણે સતત કરીએ છીએ પણ તો શું પાણી ન પીવું તો શું શ્વાસ ન લેવો તો શું ચાલવું નહીં ગાંધીજી ને એક જણાવ કાગળ લખ્યો તમે બહુ મોટી હોશિયારી કરો છો ને અહિંસા ની બહુ વાતો કરો છો તમે ચાલો અત્યારે કીડા મકોડા નથી મરતા એટલે ગાંધીજી બહુ ધાન પીડા કાઢવા એટલે બાજુમાં સરદારભાઈ વલ્લભભાઈ પટેલ બેઠા હતા હવે એ તો એક ગાન બે કટકા માણસ એટલે એમણે ગાંધીજીને દાંત કાઢતા જોયું પૂછ્યું બાપુ શું એવું કાગળમાં આવ્યું કે શક્ય છે એનો અર્થ કે ચાલવું જ પડે ભાઈ એમ આપણે જીવન અશક્ય થઈ જાય જો આટલી પણ હિંસા સ્વીકાર ન કરીએ તો જીવવું જ અશક્ય થઈ જાય એટલે એટલી તો જીવ હિંસા થશે થશે ને થશે પણ એટલે અહિંસા અર્થ એક બરાબર ધ્યાન રાખી લીધા જેવો છે અહિંસા એટલે શું જે જીવહિંસા છોડવા જેવી છે એને એક ઝાટકે છોડી દેવી અને જે બીજી સૂક્ષ્મ જીવહિંસા થાય છે એમાંથી પણ જેટલી છોડાય એટલી છોડી ઓછામાં ઓછી જીવહિંસાથી આપણું જીવન ચલાવવું એનું નામ અહિંસા ધર્મ પાડ્યો કેવાય જોવો એકને પશુ હોવમાં તો એ છોડવા જેવી છે એ છોડી દેવી માતાજી આગળ ઘેટા બકરાને બધા કુળદેવને બધા હુરાપુરા હુરદન ને બધા જે છે એની આગળ વાળી જ્યાં ત્યાં બધા કોઈ બલિદાન ચડાવતા હોય તો છોડવા જેવી છે એમાં કોઈ વિચાર જ કરવાનો નથી છોડવા જેવી જ છે છોડી દેવાય એક જ જાત કે છોડી દેવાની પણ એ જ માતાજીને તમે ચૂરમાં ધરાવો લાપસી ધરાવો ખીર ધરાવો તો એમાં કોઈ વાંધો નથી આપણે ઠાકોરજીને થાલ ધરાવીએ છીએ પુષ્પ તુલસી હાર આ બધું આપણે ધરાવીએ જ છીએ ને તો અહીંયા ઘણા દાપણિયા કહેતા હોય છે તમે ઠાકોરજીને બધા થાલ કરો છો તમે તુલસી પુષ્પા એ બધું ચડાવો છો તો અહીંયા વનસ્પતિ છે એમાં જીવ જ છે ને તો તમે જીવ નથી કરતા ભાઈ આટલું તો સ્વીકારવું જ પડે મધ્યના સત્યાવીસમાં વચનામૃતમાં પણ શિવજી મહારાજે કહ્યું કે ઢુંઢિયાની પેઠે દયા રાખે કેમ ચાલે આપણે મંદિર પણ કરવા પડે આપણે ઠાકોરજીને અર્થે તરકારી લાવવી પડે ભાજી તરકારી લાવવી પડે બાગ બગીચા કરવા પડે પુષ્પ તુલસી ચૂંટવા પડે કારણ કે તો ભગવાનની ભક્તિને અર્થે કરવું જ પડે અને મંદિરો છે ભક્તિ ઉપાસના છે મૂર્તિઓની સેવા છે એ તો અત્યંત ઉપાસનાને માટે આવશ્યક છે એ ભગવાનની ભક્તિ આ દ્વારા કરવાથી આપણા કર્મોની જીવનીને ચિત્તની જીવનની શુદ્ધિ થાય છે એટલે જીવનમાં આ ઉપયોગી છે ઉપયોગી જેટલી છે અહિંસા ધર્મ પણ હવે પેલો વિચાર છે આજીવિકાનો ક્ષેત્ર આજીવિકામાં જીવિંસા નો સંકોચ કઈ રીતે કરવો તો પેલા છોડવા જેવી છોડી દેવાની મતલબ કે જો ઘણા મત્સ્ય ઉદ્યોગ છે મરઘા ઉછેર કેન્દ્ર છે ઇડાના ઉત્પાદન છે પછી અગર જીવ જંતુ મારવાની ઝેરી દવાની બધી ફેક્ટરીઓ છે સતત જીવિંસા માટે જ છે બધું તો એમાં સમજીને અમુક લોકો નોકરી સ્વીકારતા જ નથી કે આ તો પાપનો ધંધો છે એટલે એ નથી સ્વીકારતા પણ તમે અમે કે તમે જોયું છે અમેરિકાની અંદર ઘણા લોકો જે જનરલ સ્ટોર રાખે છે ને ચીજવસ્તુ વેચવાનો તો સાથે સાથે એ લોકો ઈંડા હોય છે આ કરવું એ તો પાપ છે તમે આવું કેમ કરો છો આવું આપણે ન કરે તો કે ભાઈ આપણે ક્યાંય કોઈ પ્રાણીઓને મારવા જઈએ છીએ અને આ દેશની અંદર તો ખોરાક જ આ છે આ વેચીએ તો કઈક બે પૈસા મળે હવે આ ધંધો જ મુખ્યા છે તો પછી બે પૈસા ક્યાંથી મળે અને પ્રાણીઓને આપણે કંઈક મારવા જાતા નથી ઓલરેડી કોઈ પહેલેથી જ મારી નાખ્યા છે તો પછી હવે આપણે વેચવામાં શું વાંધો છે પણ ખબર નથી શાસ્ત્ર માં છે કે જીવ હિંસા પાપ આઠ જણા લાગે છે એક કોઈ પણ પ્રાણી હત્યા કરવાની મંજૂરી આપે એને હત્યાનું પાપ લાગે કતલખાના જે મંજૂરી આપે એને લાગે બીજા કોઈ પણ મારવાની કોઈ હિંસા નો કે તમે મારો એ એને હિંસાનું પાપ લાગે બીજું પ્રત્યક્ષપણે મારનારો મંજૂરી સ્વીકારીને જે મારે એને પાપ લાગે પશુ મરી જાય પછી એના માંસ ને કરીને આમ કકડા કરીને એને નોખું કરે એ નોખું કરનારને લાગે પછી એ નોખું કરે એક જગ્યાએ બીજી જગ્યાએ સપ્લાય કરીને પહોંચાડે એને પણ પાપ લાગે પછી એ માણસ ને ખરીદનાર ને પણ પાપ લાગે વેચનાર ને પણ પાપ લાગે રાપ લાગે અને કઈ માંસાહાર ની વાંધી વેચાય નહીં ધંધો હાલો તો હાલે જાય કુવામાં પણ એટલું જ પાપ લાગે જેટલું જીવ હિંસા પ્રત્યક્ષ કરે એટલું વેચનાર ને પણ પાપ લાગે આપણે થોરિયા સાહેબ શાંતિભાઈ થોરિયા હતા વર્ષો પહેલાં સિવિલ જજ હતા અને એકાંતિક ભક્ત ભગવાનની યારે વાતો કર્યા તો એ વેરાવળ ગયેલા અને એવા ભક્તની ખ્યાતિ એટલે સૌ દર્શને આવે સિવાય લોકો એને ભાવથી કરવાની ઈચ્છા હોય તો ત્યાં આપણે વલ્લભભાઈ ટાક ગુરુકુળ સાથે બહુ જોડાયેલા શાસ્ત્રીજી મહારાજના વિશે બહુ એનો ઊંચો ભાવ હવે તો નથી રહ્યા તો એ એમની પાસે આવ્યા એકાદશી દિવસો તો દર્શન કર્યા બેઠા થોડી વચ્ચે વાંચ્યું સત્સંગ કર્યો પછી કીધું કે શાંતિભાઈ આ કેળાની એક લૂમ લાવ્યો છું તો તમે જરા એકાદશી ઠાકોરજન ધરાવીને ખાયા છો પ્રસાદ તરીકે લઈ એટલે શાંતિભાઈ તરત તકો મારી દીધો એ કે તારું મને નહીં ખપે તું અહીંથી લઈ જા અરે મા હું તો સત્સંગી છું અને કેળા લાવ્યો છે એમાં મારું નહીં ખપે તો કે તું ધંધો શું કરે તો કે મારે બરફની ફેક્ટરી છે તો બરફની ફેક્ટરી છે બરાબર પણ બરફ બધે મોકલે છે ક્યાં તો કે એ તો બંદર ઉપર માછલાઓની રક્ષામાં મરેલા માછલાઓને સાચવવા માટે ફ્રોઝન રાખવા માટે બસ એ જીવ હિંસાનું પાપ તો નહીં લાગે છે એ ધંધો તારો છે એ ધંધાને કેળું મને મારા ઠાકોરજીને પચે નહીં ખપે નહીં તું અહીંથી લઈ જીધું એકાંતિ ભક્ત બોલે છે પણ વલ્લભભાઈને થઈ ગયું કે હ હ માછલા પાપનું મને લાગે એટલું જ હું તો માછીમાર જ થયો ને તો એને એ જ ધરાકે એને આઈસ ફેક્ટરી વેચી નાખીએ ધન્યવાદ તો એને છે એ જ ધડા આઈસ ફેક્ટરી વેચી નાખી મારે આ ધંધો જોતો નથી પછી એમણે ફળ ફૂલ શેરડી આપણે ગયા છીએ શાસ્ત્રીજી બગીચાઓનો ધંધો સ્વીકાર્યો પણ એ ધંધો કાઢી નાખ્યો એટલે આવી રીતે જીવહિંસાથી કનેક્ટેડ ધંધા પણ જીવ પાપ આપે છે ઘણા લોકો અહીંયા શું દંફાશ મારે છે કે જેને કુળ પરંપરાથી જે કઈ એવા ધંધા ચાલ્યા આવતા હોય જેમ કે માછીમાર છે કસાય છે આ છે તે છે તો એને એ ધંધા ચાલુ રાખવામાં કોઈ દોષ નથી કારણ કે એના પરંપરાથી પ્રાપ્ત થયેલો ધંધો છે એ ધંધો મૂકી દે ધંધો મૂકી દે તો પછી એને સમાજમાં કેમ એને સેટ કરાવે તારે ગોઠવવાના છે મૂર્ખા એટલે એ એનો ધંધો કરે અને ચાલુ રાખે એમાં કોઈ દોષ નથી સદોષમ આપી એ વાત પાછા કોટેશન તાકે એટલે માછીમારીનો નાનટેન ધંધો એ લોકો ચાલુ રાખે એમાં કોઈ દોષ નથી એ ભાઈ દોષ હોય કે ન હોય હોય કે ન હોય હું તમને દાખલો આપું આ વૈશ્યાગીરીનો ધંધો બૈરાઓ ઘણી વૈશ્યાગીરી કરતા હોય હવે એનો પરંપરાથી ધંધો આવતો હોય એટલે ચાલુ રાખવો જોઈએ ભાઈ તમે સમાજની દ્રષ્ટિએ આલો તમને સ્વીકૃતિ આપેલી વૈશ્યાઓ હો સમાજમાં ઘણી કે સ્વીકૃતિ આપેલા કતલખાના હો કે કસાય ખાના હો કે માછીમારી ધંધો હોય પણ સામાજિક દ્રષ્ટિએ તમને મંજૂરી મળી જાય એનાથી કઈ પાપનો ધંધો પુણ્યમાં ફેરવાઈ જતો નથી એ સમાજની દ્રષ્ટિએ તમને કોઈ નડે પણ ધર્મ તો બીજું જ કે છે માનવ ધર્મ જુદું કે છે એક ગુરુ શિષ્ય બી ચાલ્યા જતા ને તો એમને એક માછીમાર ને જોયો એટલે છે હે ગુરુ આનું હું થતું છે આને સમજાવજ ગુરુ કે એને સમજાવતે નહીં મૂકે પણ આ તો બહુ પાપ કહેવાય આ પાપ છે જ તો એને તે ધંધો છે તેને પાપ લાગે ખબર ને મન શું ખબર પડે હે પરંપરાનો ધંધો છે લાગે ન લાગે મન શું ખબર પડે તું ચાલ ને સાનું મનું એટલે એને લઈને પછી ચાલતા થઈ ગયા આગળ ગયા ને થોડા વર્ષો પછી તો જંગલ ની અંદર પસાર થતા વર્ષો પછી તો એક હાથી એક લાડના ઠૂઠામાં હલવાઈ ગયા આખું ઠુંઠું પેટમાં શું નીકળી ગયો અને એટલા બધા શરીરમાં કીડા નાન તેને બધું ખદ એવી ચીચીયાળો પાડે નીકળી શકે નહીં હળી ગયેલો એટલો પીડાય એટલો પીડાય ગુરુ એ પેલા કીધું બેટા હા એ મચ્છીમાર હે હો તું પૂછતા ભોગવા વગર છુટકો થતો નથી એટલે જે ભાઈ મચ્છીમાર ધંધો કરતો હોય અને એ કઈ દાન પુણ કરે તો એ પુણ્ય એક બાજુ ઉભુરી અને જે એને પાપ કર્યું છે ને બધું એ પણ ભેળું થાય અને એ નરક ચોરાસી ગર્ભવાસ ને એમાં ફેરી ફેરીને ભોગવા વગેરેનો પાર પડે નહીં માટે જેને ભગવાન છોડવું પડે એવા કેટલાય પરિવારો આ લેટિન અમેરિકાની અંદર કે ભારત દેશની અંદર કે જેનો પરંપરાથી માણસા ને શિકારના એના બધા ધંધા હતા તો એ બધા છોડીને જયારે સ્વામિનારાયણ સત્સંગી થાય છે ત્યારે બધા ધંધા મૂકીને શુદ્ધ થઈને સત્સંગી પણે વર્તે છે મૂકવું પડે જો ભગવાન આગળ વધવું હોય તો હવે આપણે માનીએ કે ભાઈ આપણે તો કઈ બધી આપણે નથી કરતા હવે બીજો પ્રશ્ન થાય લશ્કરમાં જોડાવવું કે નહીં સૈનિક થાવું કે નહી કારણ કે હવે ત્યાં તો મારવાની જ વાત છે ભાઈ હું બોલ્યો ને હકુ મરી જવાનું મારવાની જ વાત છે તો પછી લશ્કરમાં જ કે નહી લશ્કરમાં જવાય જોડાવાય કારણ કે કોઈ પણ લશ્કર છે એ દેશની સુરક્ષા માટે છે પ્રજાના રક્ષણ માટે છે જાનમાલ રક્ષા માટે છે એટલા માટે ઈ સુરક્ષા જાનમાલ કરવી એ દરેકનું કર્તવ્ય છે દેશનું કર્તવ્ય છે એટલે લશ્કરમાં જોડાવાય એમાં જરાય વાંધો નથી अब आई आई पासा घना लोग हूं फिशियारी मारा <laughs> के शस्त्रों से कभी शांति नहीं मिलेगी मैं सबको एक विचार देता हूं कि विश्व को प्रतिज्ञा करनी चाहिए कि पूरा विश्व सब शस्त्र नीचे डाल दे शस्त्रो बताए छोड़ दिए शस्त्र क्योंकि शांति आती कम से कम दस वर्षी प्रतिज्ञा करो कि शस्त्र उपाड़ू नहीं प्यार और मोहब्बत से जीने का संकल्प करो शस्त्र की भाषा छोड़ दो प्यार और मोहब्बत से जीने का संकल्प करो અરે ભાઈ પાંચ દસ વર્ષની ક્યાં ફિશિયારી મારો છે એક મિનિટ માટે પણ જો શસ્ત્ર હેઠા મૂકી દેને તો કોઈ પણ સમાજમાં કેટલું હું ઊંધા જતું થઈ જાય બોર્ડર ઉપર કે ગમે ત્યાંની કલ્પના ન થાય એ શસ્ત્ર તો સજ્જ હોવા જોઈએ છોડાય નહીં પણ આવી જે ફિશિયારી મારે છે ને એને તમે વીસ પચીસ ગાયો ચરાવવા મોકલો ને તો હારે લાકડી લઈને જાય લાકડી છે એવી ધમધમાટી કરે તો એ ગાયો છૂટી કેમ એને કહેવાય તને રામાયણ સોગન છે તને હનુમાન સોગન છે શ્રી ગૌરજ રજ ની અરે માવતર કમાવતર ન થાય છોરું કછોરૂ થાય તમે ગૌ માતા કેવા માતાજી છૂટા પડે પડે છૂટી એક જણા ને એવું નિમ સવારે સવારે નીકળે અરે ગૌ માતા કેવાય તેત્રીસ કરોડ વાસ છે માતાજીને પ્રદક્ષિણા કરીએ આખી પૃથ્વી ને પ્રદક્ષિણા થઈ જાય માતાજીને પગે લાગે ગૌ માતા ને કરોડ દેવતા ને પ્રણામ થઈ જાય આ તો મારો નિયમ છે એટલે રોજ રોજ સવારમાં મારે કરવાનું છ હવે એના ઘરના એની એની વાક ને બધા સમજાવે કે ઉકા તું આ છોડી દે નહી તારા ભૂકા નીકળી જાય પણ ઉકો છોડે જ નહી હવે એમાં એક વાર ઝાંઝું મુંજુ અંજવાળો હવાના પર માં નીકળ્યો એમાં ઉકળા ઉપર ગાય ચર બે કઈ કચરો પૂચો ખાચી છે આને તો નિયમ હેરો પ્રમ કરવા જ પડે આંટો મારા ભાઈ ગયો ઓલી બરાબર મારકણી ગાય એ જેવો આમ નીકળ્યો ને એવો શીંગડે ચડાવ્યો વીસ ફૂટ ઊંચો ફૂટબોલ ના દડા ઉલણ હેઠો નાખીને એવું માથું મારી બે ટાટિયા ભંગી નાખ્યા એ બધા ઉપાડી લઈ ગયા છ મહિને ખાટલા માંડ માંડ બેઠો થયો પણ નીમી નિમો કર્યું પિત્તલ ની આવડી ગાય બનાવી આવ્યો પછી રોજ હવાર માં આંબલી ને ગાય ને ફેરવી ગોખલમ ભોગી દેમી નિમ કો ન ફરે તો ગાય ફેરવે गीता बाहर निकले न्या तो लाइज पड़े काल जीभ जीवन શ્રીજી મહારાજ ઉપર ગાવ કર્યો છે ત્યારે પરમાનંદ જેવા ઉભા થઈને ઉભા થઈ ગયા છે મારી નાખીએ કેમ ધર્મ ઉપર ભગવાન ઉપર સંસ્કૃતિ ઉપર દેશ ઉપર પ્રજા ઉપર ઘા પડે ત્યારે શસ્ત્રો આવશ્યકતા છે બાળ ગુડેલ ગામ છે ને એમાં ધાડ પાડું આવ્યા એમાં આપણા ખરેખરા સત્સંગે જી ભાઈ એને ખબર પડી ને તલવાર લઈ ઉપડી ગયા ઢાળી દીધા કેટલાય બધા પગડીને ક્ષત્રિય જાત આવ્યા પાછા પણ એમાં એક દાડ પાડો હતો અને માળો છુપાય ને પછી જીભાઈ ના માથામાં ઘા કર્યો મરણ તોલ ઘા લાગ્યો મહારાજ સાક્ષાતને ત્રણ દિવસ પછી આવીને તેડી જાવ છું ત્રીજે દિવસે આવીને મહારાજેધામમાં જીભાઈને તેડી લે જી હિંસા કરી ત્રણ જણા ને મારી નાખ્યા છે ચાર જણા મારી નાખ્યા છે એટલે કઉ છું હમ પણ બહુ બેલેન્સ સાંભળજો આ રાજસમઢી વાળા ગામ છે રાજકોટની બાજુમાં ત્યાં હરદેવસિંહ દરબાર છે તો એ વર્ષના હતા ત્યારે ગામની અંદર માથાભાઈ એવા અમુક તત્વો હતા એ બહુ ત્રાસ હતો ને એમાં એક ખેડૂતને એને કબજે લીધું મારી મારીને આખા પરિવારના આઠ દસ સભ્યો ટુકડા ટુકડા કરી નાખવાની આમાં બરાબર તક ઉપર આવી ગયા એ હરદેવ ખબર પડી એ કેટલા પરિવાર ને હમણાં હોય લોકો મારી નાખશે અને કાળના મુખ જેવી એને બાર જોટાળી બંદુક ખભે નાખીને પહોંચી ગયા અને જે મૌડી હેઠળ આરપાર વિધિ ભઠો નાખી દીધો બીજો ગુંડા ટોળી ભાગી આની સામે કોણ હોય પણ પછી હરદેવ એમ થઈ ગયું કે મારી નાખ્યો આ બધું પોલીસ નું લફરું આ બધી ઉપાધિ માથાકોટ થશે એટલે શું કરવું એને આપડે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજ ભારત વર્ષમાં આદર્શ ગામ તરીકે પંકાયેલું ગામ હો માણસ મારીને આવ્યો છું એટલા મારા કે કઈ માણસ મરા થાય છે એનું તો પાક લાગે પણ સ્વામી આવી ઘટનાથી એમ તો જા તારો વાળો વાંકો વાળ પણ વાંકો નહી થાય જા તારી શ્રીજી મહારાજ રક્ષા કરે આ જોગે સામી જેવા કે જોવા કે તો હરદેવ તારો વાળ વાંકો નહીં થાય જા શ્રીજી મહારાજ તારી રક્ષા કરશે અને હરદેવ ને આરોપનામ શ્રીજી મહારાજ એક શબ્દ વાપરો છે રાગ પ્રાપ્ત રાગ પ્રાપ્ત અર્થ શું છે કે રાગે કરીને વાસના કરીને આસકિત કરીને હિંસા પ્રવૃત્તિમાં જોડાય ક્રિયા કરે અને રાગ પૂર્તિ થાય એ રાગ પ્રાપ્ત હિંસા છે એમાં કોઈ અને હિંસા કરતો હોય અને રાગ દ્વેષથી જે હિંસા કરે તો એ હિંસા રાગ પ્રાપ્ત હિંસા છે પણ પરમાર્થ પ્રાપ્ત હિંસા એ છે કે જેમાં પોતાને એક પણ જરાય અને ઈચ્છા નથી પોતાનો સ્વાર્થ નથી કોઈની સાથે દ્વેષ નથી કેવળ ને કેવળ પરમાર્થ માટે એ હિંસા કરે છે કોઈને ઠેકાણે પાડે છે માટે એને પરમાર્થ પ્રાપ્ત હિંસા કહેવાય ને એનો દોષ લાગતો નથી શાસ્ત્રોમાં કીધું છે આતતાઈ વધે દોષો નાસ્તી આતતાઈને હણવામાં દોષ નથી આતતાઈ એટલે કોણ અમુક અમુક આતતાઈ છે આપણને કોઈ શસ્ત્ર લઈને તલવાર બંદૂક લઈને આપણને સીધો મારી નાખવા માટે આમ તત્પર થઈ ગયો હોય તો પછી સ્વ માટે એને ઢાળી દેવાય મારવા તત્પર થઈ ગયું માર્યો માર્યો માર્યો માર્યો તો એને પછી રેવાજ નો દેવાય એને આત થઈ કહેવાય છૂટા પીછે શાસ્ત્રો બીજો નિર્દોષ લોકોની જે હત્યા કરી નાખે ત્રીજો જે જાનમાલ લૂંટ ચલાવે ચોથો કે જાનમાલ આગ લગાડે પાંચમો નિદ્રાધીન લોકોને કાપી નાખે છઠ્ઠો મોટે પાયે ખોરાકમાન પાણીમાં ઝેર ભેળવી અને મોટે પાયે હિંસા કરવાનું ષડયંત્ર રચે અને સાતમાં પરાયને કોઈ સ્ત્રીનું અપહરણ કરીને ભાગી જાય આને શાસ્ત્રમાં આતતા કયા છે એને વધારે અર્થ મગજમાં ફીટ કરવો બાકી આપણે જેને તેને આતતાડી દઈએ હવે કોઈને આપણે ન ગમતું હોય ન ફાવતું હોય આપણે બોલાચા થતી હોય થોડો ઝઘડો હોય થોડો ધંધા ધંધામાં નડતો હોય કે વ્યવહારમાં થોડો નડતો હોય અથવા ઉગ્ર બોલાચાલી થઈ જાય ને ક્યારે ઢોલ ટપાટ મારવા માટે હાથ ઉગમે આત થાય છે એમને ઠેકાડો ન મારી દેવાય તો તો આપણને બધા આતતા લાગે આપણને ક્યાં કોઈ હારો લાગે જ છે તો બધાનો જીવ જોખમ આતતા હાથી પૂજની પ્રાણી છે પણ જો ગાંડો થાય તો આતતાય છે તો પછી એને ગોળીએ દેવો જ પડે વાંદરો હનુમાનજી જેમ આપણે માનીએ વાંધો નથી પણ ગાંડો થાય તો કેટલાય મારી નાખે તો એ પછી આતતાય છે કૂતરું હડકાયું થાય રોટલો નાખવાનું કું જ છે પણ હડકાયું થાય તો આતતાઈ છે હવે એ ગમે તેનો ભોગ લઈ લે તો એને પછી ગોળી દેવું પડે તો આતતાઈ વધ કરવો અને આત કોઈ દિવસ આશરો ન અપાય આશરો ન અપાય દેશ દ્રોહી હોય રાષ્ટ્ર દ્રોહી હોય સમાજ દ્રોહી હોય એવા જે બધા આતતાઈ છે ને એને આશરો ન અપાયગાર છે ઋષિઓ યજ્ઞ બ્રાહ્મણ તો હતો જ અને મંત્રો થોડા આવડતા હતા એટલે ઋષિઓએ જોયું કે આવી ગયો પણ પછી ખબર પડી કે આ તો આત છે ઉઠ નિકંદ બાળીને ભસ્મ કરી નાખીએ અને પછી ભાગ્યો છે પગાડી દીધો ઋષિઓએ આત પછી આશરો આપ્યો નથી એમ પછી લશ્કરમાં કે રાજ્ય પોલીસ માં તમે જોડાયા એટલે એમાં પૈસો બનાવવા માટે નથી લશ્કરમાં પોલીસમાં જવાનું પરમાર્થ માટે જવાનો છે સેવા માટે જવાનું છે મે આઈ હેલ્પ યુ એ પરમાર્થ તો એવો પ્રસંગ આવે ત્યારે આતતાઈને હણવા પણ પડે એક જણા હવે એટલો બધો આમ સ્વભાવનો પેલો ને આઠેક જણાને મારી નાખે પછી એને બહુ થઈ ગયું મારે હરું કે ગમે તે માણસને મારવા બહુ પાપ છે હવે આત્યાઓ એને સપનાઓ દેખાય રાખે બહુ જીવંત નિર્દોષણ મારેલા નિર્દોષ મારેલા સપનામાં આવે ને બધું આવું થાય એટલે પછી એને એમ થયું કે આ પાપમાંથી છૂટવા શું કરવું ઘણું કર્યું પણ હત્યાઓ જાય નહીં બધી એમાં એક સાધુ પાસે જઈને મળ્યા ને કોઈ કીધું મળો ને મેળ્યા જંગલમાં રહેતા ખૂબ રડ્યો એટલે પેલા સાધુએ કીધું કે ભાઈ આખા જેટલા જવાય એટલા તીર્થોમાં ફરો તો કે મહારાજ ઘણું કર્યું છે પણ કાંઈ મને આ બંધ થયું નથી ત્રાસ આપે છે એટલે સાધુએ ધજા આપી એ ધજા છે ને તું તું રાખ અને તીર્થ તીર્થમાં ફર જયારે એ કાળી ધજા છે એ ધોળી થઈ જાય ત્યારે તું નિર્દોષ થઈ ગયો પાવ બળી ગયા મારી પાસે ભય આવશે બસ એટલે ઓલી ધજા લઈને નીકળ્યો કાળી બળાક અને પછી હવે જે ફરવું છે તો ટેકા તરીકે રહ્યા એટલે મોટી લાકડી હવે એ તો આમ તો હિંસુક તો હતો નાની પાતળી લાકડી તો ગોતે નહીં મોટા ભાઠા જેવી લાકડી ને એમાં ઓલી ધજા ખોસી કાળી અને તીર્થ તીર્થ એમાં ફરે નાય ને બધું કરે ને એમ ઘણા તીર્થો ફર્યા હોય રોજ જોયે રાખે ધજા કાળી કાળી થાકી ગયો ગયો પણ ધજા પાછો એમાં જંગલમાં પ્રવેશ કરતો તો એમાં કઠિયારા લાકડા કાપતા તો એ કઠિયારાની પત્ની ને ચાર ગુંડાઓ ઉપાડીને એની સાથે અભદ્ર વ્યવહાર કરવા માટે તત્પર મારી નાખવા માટે તત્પર એની કાળી ચીજ સંભળાની ને આને થઈ કે આ કોણ અબડા આવું હેરાન કરે છે અને એ મારે દોડ્યો મોકલી દીધી પણ પછી થયું હા હા હા હા આઠ ધોવાણા નથી ત્યાં બીજા ચાર આ મારો મારો કરમ જ મારો સ્વભાવ જ આવો છે હવે આઠ ધોવા પર જ વન વન ભેટક્યો હજી નથી ધોવાણું ત્યાં બીજા ચાર એ મેં વળગાડી હે ભગવાન મારું શું થવાનું એટલે એ એકદમ ઓળ ધજાનો દંડો પકડીને ગુરુ પાસે જઈને પગમાં પડી ગયો ગુરુ ગુરુ ગુરુ તીર્થો ભર્યો આઠ તો ધોવાણા નથી ધજા કાળીને કાળી રહી પણ રસ્તામાં આવતા આવતા ચાર ને મારી નાખ્યા છે બીજી ચાર હત્યાઓ કરી છે હવે મારો ઉદ્ધાર કરો ઉદ્ધાર કરો ગુરુ કે ધજા સામે તો જો ધજા હામે જોઈ ધજા દોડી અરે મહારાજ આ શું થઈ ગયું તો કે પેલી આઠ હિંસા તે નિર્દોષ અને આ ચાર હિંસા તે કરી છે માટે એ પાપ બધા નિર્દોષ થઈ ગયો નિર્દોષ પણ નિર્દોષ ને એની હત્યા માટે શસ્ત્રો છે પણ નિર્દોષ ન મરાય નિર્દોષ મારવું એ મહાપાપ છે આ કોમી હુલડ થાય ને એમાં ગુનેગારો તો સાવ સેફમાં હોય છે નિર્દોષ રાહદારીઓ એકના એક દીકરા એક માવતરના આધાર એવા કેટલા લોકોને મારી નાખે સળગતી વિચાર તો કરો સળદ હિન્દુ હો કે મુસ્લિમ હોળગતા ભઠ્ઠામાં આમ રીંગણું ફેંકે એમ ફેંકી દેવા આ હા હા આ પાપ આપણાથી નથી જોવા નિર્દોષ એ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય એને શું કર્યો એ તો બિચારા ભૂછ્યા છે બે દેવી સ્નાતો એ પાપ તો કોઈ દિવસ ના કરે મનુષ્ય દેહ છે ને શાસ્ત્રોમાં કીધું છે નૃહંતુર પુનર્ભવે જે નિર્દોષ માણસ હત્યા કરે છે અને પછી ભગવાન ક્યારે મનુષ્ય નો દેહ આપતા નથી કે મોક્ષ માટે મનુષ્યનો દેહ છે એને મોક્ષનું સાધન એવા મનુષ્ય દેહનું કોઈ ખતમ કરી નાખ્યું કારણ કે માણસનો દેહ પાડી નાખ્યો મોક્ષનું સાધન તો જતું રહ્યું ને એટલે જો ગુનેગારો આજે પણ ફાંસીમાંથી હળવી સજામાં ફેરવે છે કારણ કે ગુનેગાર પણ પ્રશ્તા કરે અને જો પાછો ભક્તિ તરફ વળી જાય તો એને જીવનનો ઉદ્ધાર થઈ જાય જેલમાં ભલે ગીતા વાંચવા માળા મંડે કરવા ગમે તેઓ પાપી હોય પણ એનો ભવિષ્યકાળ તો છે જ અને ગમે તેવો સંત હોય તો એને ભૂતકાળ પણ હોય છે તો ભવિષ્યકાળ એને છે મોક્ષ ના સા માણસ ના દેહ નું હનન કરાય એનો અપરાધ ભગવાન સરસ હવે આપણે તો કઈ આવી હજી કોઈ ચાન્સ મળ્યા નથી માણસ મારવાના એટલે કોઈ ધજા કાળી થાય ધોળી કરવાનો કોઈ પ્રશ્ન નથી બરાબર છે ને ભવિષ્યમાં સાવધાની કોઈ કારણ સરખા માલ મિલકતની વેચણીમાં આમાં તેમાં દહેજની પ્રથામાં જેમાં આપણે કોઈને મારી નાખીએ કાંઈક એને હળગાવી નાખવાના પ્રયાસ થઈ જાય કુટુંબમાં કલહ થાય કોઈ છોકરી તમારી હોય ને કોકને ઉપાડી જાય લઈ જાય જાય પછી ખીજમાં એને મારી નાખો આ બધી હત્યાઓ છે નિર્દોષ હત્યાઓ છે એ પાપ જીવનમાં ન થવું જોઈએ નહીતર મોટામાં મોટો શાસ્ત્રની દ્રષ્ટિએ ભગવાનની દ્રષ્ટિ અપરાધ થાય છે પણ બીજી હજી જીવિંસા આપણે ઘણી કરીએ છીએ આપણે તો શાકાહારી છીએ ને એ હિંસા કરીએ કરીએ અરે ભાઈ આપણે દૂધ પીએ છીએ આપણે શાક ખાઈએ ફળ ફૂલ રોટલી ખાઈ ઘઉં ખાઈ અનાજ ખાય ચોખા ખાઈએ પોપૈયું ખાય તરબૂચ ખાય કેરી ખાઈ બધામાં જીવ હિંસા સમાયેલી છે ભાઈ એક ગાય દૂધ પીઓ ભેંસ દૂધ પીઓ ચાલો એ ભેંસ દૂધ તૈયાર કઈ રીતે થાય છે એ ગાયો ભેંસો રાખે છે એ ગાયો ભેંસાના છાણ મૂતર ઉકળા દાબામાં કેટલી જીવાયતો મરે છે મરે છે ભાગીદાર છે એ દાબો ઊંચો કરો થર ને થર ઇવાયતો જીવાયતો ની નિયળો ના હોય છે અને એ દાબાને પાવડે પાવડે પાછા કાપીને ઉથરેટી કરે એ ઉથરેટીમાં પછી જીમાચ થાય એ પાછો ખેડૂત કાપી નાખે કેટલી કપાઈ જાય એ કપાઈને પાછી ખેતરમાં નાખે એમાં કેટલી મરી જાય એ પાછા ચાદ દાટી દે એટલે એમાં કેટલી સહા થઈ જાય એમાં વળી પાછું હળ આંકે હળાંકે કેટલાય સાપોલીયા ઓળસિયા ને એ બધા કટકા થયા ટુકડા થઈ જાય એમાં કેટલી જીમાચી બહાર નીકળે એને કાબડ ને ચકલાને એ બધા એ બધા ચણી ચણીને મીજબાની માને એ કેટલાય જી આપણે ખેડૂત જ કરે છે ને એ અને એમાં પાણી છોડે પાણી છોડવાનું હોય જમીન માંથી કાબરો ની ખાઈ જાય છે એટલે કીધું કીધું છે શાસ્ત્રોમાં કે ખેડૂત સો ચાસ પાડે ત્યારે એક ચાસ આખો લોહીનો ભરાય એટલી જીવહિંસા થાય ત્યારે ઘઉં ડુંડી તૈયાર થાય અને એમાં ફુવારા ફૂ છે જ ને એ બધી ઈયળો ને આ બધા બધા એ ચાલુ જ છે ત્યાં જોવો એના કેટલું એક વળી જાય છે મેં આવું હતું ને આવું જાણવા માટે મેં ઓળખીતા એક બે ખેડૂત ને ગામડે ભ્યો મેં કીધું તમે દવા છાંટો છો છાંટવી જ પડે ને સામે છાંટવી જ પડે મેં વળી ડાપણ કર્યું મેં કીધું નો છાંટો શું થાય તો મને કે શું થાય એક રમું જ કે સાંભળો શું થાય એ રાજકોટમાં એક જણા એ હોટલ રેસ્ટોરા જમવાનું ખોલ્યું પછી એને બહાર એવડું મોટાક્ષરે બોર્ડ માર્યું રાહદારીઓ નીકળે વંચાય એવું એમાં લખ્યું કે જમો નહી ભૂખ્યા મરી જા મને કે દવા ન છાંટીએ ને તો આ થાય અમે તમે બે ભૂખ્યા મરી જાઉં એમાં કેવા હું કેવું એ અમને નથી હોય જ પડતી કે ભાઈ હું કરું હું કરું ફોન મૂકી જ દેવો પડે પણ એમાં હું એક નાપણ કરું છું જો હું આજ્ઞા નથી દેતો તમને કહું છું ભાઈ દવા છાંટવી જીવાય તો આવી જાય પછી જે તમે જીવાય તો છાટો એના કરતા પ્રિકોશન્સ રૂપે એવી કઈક દવાઓ શોધો અથવા તો મળતી હોય કે જે જીવાય તો પડ્યા પેલા થોડી મારો તો પછી જીવાય તો આવે જ નહીં તો ઓછું થાય એવું જો કઈક થતું હોય તો હું કહેતો નથી નીતિ પાછું મને વળગે પણ ઓલી એ જ ઝીંસા જે થાય લથબથ થઈને હેઠળ પડી જાય ડફોડફ એના કરતા પેલું જ કંઈક એવું છે કે કરો એવી બિયારણમાં ટ્રીટમેન્ટ કરો કે જે તે કરો કે એ કરો તો જે જીવાય તો આવે જ નહીં એવું થતું હોય તો કરો તો એ ભલે કંઈક એટલી ઓછી શંકોચ હિંસા પણ બાકી તમે પાણી વાળતા હોય ખેતરમાં ઘણા હોય ને ખેડૂતો એ હાથમાં પાવડો ને પાણી વાળતા હોય પછી એમાંથી કંઈ પાણી દરમાં જાય ને ઉંદર નીકળે છે દાફત મારી ચો પતાવી દીધું એટલે આને ના મારાય તો કે આને મારી જ નાખાય ન મરાય સાફ નીકળે તરત પાવડો મારીને પતાવી દે એને હટાવી દેવાય પણ મરાય નહી આ છે ને સુવાંગ લાગ્યો એ ખેડૂતને મારનાર એ જરૂરી નથી એ છોડવા જેવું છે એને બધા જવા દેવાય ભાઈ એ ક્યાં આવે બિચારા નીકળ્યા છે હન તૈાતા ક્યાં તને નડતા હતા પાણી ત્યાં નાખ્યું છે અને પાછું એને મારવાનો એને જવા દેવાના હોય ગોપાળાનંદ સ્વામી લોધિકા દરબાર છે અભયસિંહજી ત્યાં પધારેલા પણ અભેસી દરબાર ને આ આ પગમાં આ ગોઠણથી નીચે રાફી એટલે ગેંગ્રીન થયેલું એવો સડ્યો ને પગ રસી થાય આવું થાય ને ભાઈ એવું બધું થાય બહુ પીડા તો થાય જ ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે પેલા અભેસી દરબારે બેઠા કીધું સ્વામી આ પાપ મને વળગ્યું છે ને આ દરજ મળતું નથી એટલે સ્વામી આંખો નીચીને પછી ઉગાડીને કે દરબાર આ જન્મનું પાપ છે તો કે કોમ તમે એક કૂતરા ને એ ગલુડિયા ને તમે પગે દોરી બાંધી તમારા કુવામાં ઉધે માથે ગરેડી થી જવા દીધું અને એને પાણીમાં બોળીને કેટલી વાર ડબકા ખવડાવવા દોડું બાંધ્યું હતું એટલે એનો પગ હતો ને પટ ભી ગયો એને પરિણામે આ તમને રાફી થઈ છે દરબાર કે પણ સામી એ તો વાત બહુ સાચી પડી તો હું હાવ નાનો હતો ત્યારે મેં આ કર્યું છે સામી પાસે ખોટું હોય નહી સાક્ષાત સ્વામી આ તમને કેમ ખબર હું ત્યારે સત્સંગી તો નાનો હતો ત્યારે અણ સ્વામી કે નાના હતા પણ સમજણ હતી કે નઈ સમજણ તો હતી આ ઈ પાપ છે આ એનો પગ ભાંગી નાખ્યો આજે તમને ગેંગરીન થયું છે એટલે નિષ્કારણ જે આવી રીતે બધા હિંસા કરતા હોય એ પાપ છે એવી રીતે એને પાવડા કોદાળી ના મારી દેવાય આ આપણે અમદાવાદ મેમનગર ગુરુકુળની અંદર એક સાપ નીકળેલો વર્ષો પહેલા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા તો વિદ્યાર્થીઓ ઉતાવળ માં લાકડી મારી દીધી કોઈએ તો સાપ મરી ગયો શાસ્ત્રીજી મહારાજને ખબર પડી તો શાસ્ત્રીજી મહારાજે ઉપવાસ કર્યો મેમનગરમાં કે મારા આશ્રમમાં જીવ હિંસા આમ કેમ થાય એટલે એવી રીતે જીવ હિંસા ન કરાય તો ખેડૂતો ઘણી વાર છે ને પેલા શરીરના વાળ હોય ને ઘઉં ખેતર પીડ્યા હોય પછી એમાં ઘાસ બધું સૂકું પીડ્યું હોય તો પછી ખેતર ને બાને કે બાને સાફ કરવાનું બાને એને સળગાવે આખું ખેતર પછી સળગાવી દે કેટલી કીડી મકોડી કરોળિયા કેટલા જીવ મરી જાય આ ધંધો પાપનો છે એ રોકી શકાય એવો છે છોડવા જેવું છે ઘણા લોકો રસ્તે બીડી પીતા હોય ને લાપડું સળગાવે રોડ ને કાંઠે ઘાસ ઉગ્યું હોય ને સૂકું હવે એ ક્યાં સળગાવવાની જરૂર છે દર વર્ષે અમારે આપણે મેમનગર સામે આવેલું ખેતર જેવું છે આ કીડિયો આ મકોડા આ કરોલિયા બિચારા પતંગિયા ક્યાં જાય ભર ભી જાય આવું પાપ નહી કરવા આ બધું ગણાવું છું બરાબર છે ને વ્યાજબી આ આ હિંસા છે હવે ખેતરની અંદર અત્યારે ભૂખે ગાય ભેંસ થઈ હોય ને આવી હોય તો તગડો એ બરાબર છે પણ ઘણા તો એટલી મારે એટલી મારે અધમુવું કરી નાખે આ જરૂરી નથી તગડી દો બરાબર આપણે ગુંદાસરા મૂળજી ભગત તો એના ખેતરમાં કોઈ પણ ઢોર ઉભા મોલમાં ચરવા આવે જિંદગી પર્યંત મૂળજી ભગતે કોઈ દી કોઈ ઢોર હાંક્યું જ નહીં એને કે ભગત તમે ઉભા મોલ ને ચરે છે બિચારું ભૂખ્યું થયું હોય તય સ્વામી આવ્યું હોય નઈ આપણને પેટ છે એને પેટ છે એને થોડીક ખબર છે એ તો ઘાસ ભાળે એટલે આવે તો બિચારું એ ખાઈ જાય તેમાં શું વાંધો ઢોર મારું પણ ઓછું નથી થતું છે આને ધન્ય છે આને કેવી સમજણ વિનોબા ભાવે તો ભૂદાન યજ્ઞ માટે બહુ ગામડે ગામડે ભરેલા ને એમાં એક ખેતર પાસે સવારના પોર પસાર થતા હતા એક ખેડૂત માચડા ઉપર બેઠેલો હાથમાં ગોફણ પથરા બધું અને બાજરો પાકી ગયેલો દાણા કસ બરાબર પણ ડુંડે ડુંડે ચકલીઓ બેઠેલી ઉડાડવા માટે પણ છતાં ઉડાડતો નું એમ થયું કે કદાચ નોકર હશે આળસ કરતો હોય એટલે વિનોભાઈ ભાઈ કીધું વિનોબા ભાવે કીધું પેલા ભાઈ તું નોકર હૈ કે માલિક હે બાબા મે માલિક હું તો પછી આ બધા ડુંડે ડુંડે બધા ચકલા બેઠા છે ઉડાડતો કેમ નથી તે કે બાબાજી જુઓ એ સૂરજ ઉગે છે બ્રાહ્મુર્તનો સમય છે ભગવાનની પૂજા કરવાનો અવસર છે મંદિરોમાં ઠાકોરજીનું પૂજન થાય છે તો આ બધા પક્ષીઓ પણ ઠાકોરજીના છે બિચારા ભૂખ્યા થયા હોય તો થોડી ચણી લઈએ પછી એને ઉડાડી વિનોબા ભાવે કે મેં એને પ્રણામ કર્યા મસ્તક નમાવીને અને મેં એને સલામ કરી બેટા તું તો યજ્ઞ કર્યો હોય યજ્ઞ કર રહે હો યજ્ઞ હો રહ અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય રઘુ અભણને લોકો નાનો ચાર મહિનાનો કેવો વાછડો હોય પછી પેલા લોકો આવતા હોય ને એની પાસે બ્લેટ થી કે ધારધાર ચપ્પાથી એને વૃષણ નો ઉચ્છેદ કરીને ગોડલો કરે આપણો એક જીવતો નકશે જ આ મડી જાય ને તો આ થઈ જાય અને આળા ભાગને મૃદુલ ભાગને એ પકડી અને જે આમ છરી મારીને કાચ કરે અને આખા વાછડાને પકડી રાખ્યો હોય તમે વિચાર તો કરો એ વૃષણ કાપતા એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું છે કે બળદના વૃષણનો ઉચ્છેદ અમારા આશ્રિતો એ ન કરો એને કેટલી પીડા થતી છે કેટલી પીડા એને છેસ્ચ્યા વગર તમે કલ્પના તો કરો આ મામામામામામામામામામામામામામામા પણ ચિત્ર રહી બોલું હૈયું મળે પીસાવા આ હા આમ ખાચ થઈને કાપી નાખો આપણા માટે જ ખેતી માટે કેટલી વેદના મારે આમાંથી એ કેવું છે આવી દરેક યોનીઓમાં ઋણ ચૂકવા માટે આવવું પડે છે ભોગવવી પડે છે આ એક જ માણસનો દેહ એમાંથી છે કે એવા પાપમાંથી દુઃખ છૂટી જવાય માટે જેટલું થાય એટલું દાપણ વગર ભગવજ માં ભગવાનનું ભજન કરી લો ભજન કરી લોજન કરી આમાં કઈ દાપણ આલુ નહીં આવી અનેક પાપની યોનીઓ જીવતા ઘેટાઓને અગ્નિ ઉપર શેકીને ખાય જીવતા હાકડા પછી આવે ત્યારે હગી થતી છે કેટલી હિંસા થાય છે ત્યારે ઘઉં બાજરો તૈયાર થાય છે આ જીવ હિંસા છે એ આપણે ખાઈએ છીએ એટલે આપણે પણ એ પાપમાં ભાગીદાર છે પાપ લાગે છે એમ આવી ઉગાડનાર લોકો હિંસામાં જે ખેતીમાં થાય છે એ અનાજ બાજરાને ખાનારા પણ પાપ લાગે છે ભાગીદાર છે એ તમે ન ખાતા હોય તો ઉગાડે ખુ કામ તમે ખરીદતા જ ન હો ઉગાડે જ નહીં ને તમે એને ડિમાન્ડ કરો છો એટલે ઉગાડે છે એ કઈ આપણે માછી ભાણિયા થાય છે કોઈ ખાઈએ છીએ એટલે બાપના ભાગીદાર છે શાસ્ત્ર સંમત વાત છે એટલા માટે વ્રત તપ કરી અને ભજન કરો ત્યારે વિશેષ ભજન ફળ મળે છે એમ શાસ્ત્રોમાં કીધું છે કે કોઈ પણ ભજન અનુષ્ઠાન કરો પણ વ્રત તપ કરીને કરો તો એ ભજન ફળ તત્કાલ મળે છે કેમ અનાજ હિંસા બચી ગઈ હિંસા દોષ વયો ગયો નિર્જળા ઉપવાસ નું પૂર્ણ છે જળમાં એવી રીતે તમે અન બધું છોડી અને પછી તમે ભજન કરો એટલે ભજન હવાયું નહી દોઢું બમણું અઢિયું પાંચયું થઈ ઊગી નીકળે આ હિંસા છે એ અટકી ગઈ એટલે ભજન ઉગે છે ભાઈ હિંસા ના છે પણ હવે કાયમી કઈ ઉપવાસ કરાય નહીં ભાઈ કારણ કે શાસ્ત્ર માં કીધું છે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે આત્મહત્યા ન કરાય એટલે આપણે તો કરાય જ નહીં એવું મને ગણાય કે તમે માર્ગ કરો છો આ વખતે મેં કીધું મહારાજે શિક્ષા લખ્યું છે આત્મઘાત ન કરવો જો ભાઈ એટલે આપણે કાયમી તો ઉપાસ નથી કરી શકવાના એટલે શાસ્ત્રોમાં સંતોએ ભગવાને કીધું છે કે જે થાળી તમારી પાસે આવે તૈયાર ભોજન થાય એ ભોજન ઠાકોરજીને અર્પણ કરી પછી ભોજન આ થાળ અર્પણ કરવાનો છે પણ આ તો ઓફિસે રસોડામાં ઠાકોરજી ચૂલા પાસે રાખ્યા હોય ધુમાડો ખાવા મરચાનો મેથી રાય પૂછવા આવે સામે ઉગમનું મોઢું રાખ્યું હોય કે દખણો નું હોય તો નડે નડે ધુમાડો જોઈએ નડે ઠાકોરજી ને હારી જગ્યા પધરાવો ને આ રસોડા ઉપર રાખે ને જેવો વઘારે કરે ઠાકોરજી છીકે ચડી જાય મરસા ધુમાડી દે અને છબી ચીકણી થઈ ગઈ હોય કોઈ સાફ કરવાનો વ્યતન હોય અને એને જવાનું ઓફિસ મૂકી ડોબાને પાણી દેખાડે એમ આમ કરીને અરે પ્રેમ છે ઠાકોરજીની વિનણી કરો જમો થાળ જીવન ભગવાન જમજો અમારા તો કોઈ એવા ભાગ છે નહીં કુઈન છે નહીં કે અમારા હાથ તમને ભાવે પણ ભાઈ જામાં કેટલી હિંસા થઈ જાય થોડી તમે નજર કરી દો તો થોડો દોષ નિવૃત્ત થાય એટલા માટે થાળ છે અવશ્ય થાળ ધરાવો અવશ્ય થાળ ધરાવો અને પાછું શાસ્ત્રોમાં કીધું તો એ પાછો ધરાવો એ બધું એવું છે ભગવાન ને પાછો તમારા કેવા અંતઃકરણ હોય કેવા કર્મ કરીને બેઠા હોય તો સામું ન જો એટલે કદાચ દોષ નિવૃત્ત ન પણ થાય એટલે જમતી વખતે તો ભગવાનને યાદ કરો કરો કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ તો બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગપાટા જ મારે એક એક આપણે યાદ કરવું હોય તોય બાજુ વાળા કે કેમ ભજી લેશો પૂરી લેશો તું ભજન કરવા દેને ને ભાઈ હવે હખ લેતો નથી તે કોળિયા કોળિયા ભજન કરીએ કોળીયા જેટલું થાય એટલું કોળિયા કોળીએ આપણે અખંડવૃત્તિ સધાય ગઈ હોય એવું નથી પણ છતાં ભગવાન બેઠા છે જમાને આપણે આપણને કોઈ પીરસવું આવે એમ જ માનીએ કે આપણે ઠાકોરજીને પીરસીએ છીએ ઠાકોરજી કે ના નથી જોતું આપણે જ ના પાડતા હોય એવી રીતે એકદમ લાઈવ લાઈવ જ માનસી પૂજા રાખો એટલે તરત હાંબરે જ રાખે આપણે ચાલુ કરીએ ચાલુ કરે આપણે પાણી પીએ તો પાણી પીવાય આપણે મુખવાસ નહીં ત્યારે એ મુખવા આપણે ઢોલ્ય બે ઢોલ્ય બે માનસી પૂજા કેવી સરસ થઈ આ તો વળે ભળોંડામાં નાખે એમ ડબડબ ડબ ડબ ડબ ડબ ડબ ડ નીકળ જાય પછી તમને ગેસ બાવ થાય છે મૂળીમાં હરિનારાયણ દાસ આજુબાજુ છે નામ અત્યારે મને યાદ આવતું નથી ત્યાં એક ચાર ભાઈનો ખેડૂતનો પરિવાર મોટો પરિવાર બે પાંચ આઠ દસ ભેંસો ગાયો એવું બધું દુજાણું મોટી ખેતી અને સવારના પોરમાં હવું હોવું હોય ભાવ ભાગ ખેંચ વેચી લીધા હોય કામના એટલે કોઈ વલોણું કરે કોઈ સંજવારી કાઢે કોઈ ગાયો વેચોતો હોય કોઈ વાસીદા કરે કોઈ રોટલા કાઢે આવું બધું વેચી વેચી લીધા હોય કામ એમાં ગોળીઓ મોટી મોટી હોય પેલી ગોરસ નાખીને વલોવાની આવી બધી તે બિલાડી નું તમે જાણો છો ને કે હાથ ઘર ફેરવે એના બચલા ને આંખી ઉઘડી નું હોય ત્યારે તે ગોળીયા ત્રાસી મૂકેલી હશે ને એમાં બિલાડીએ એના ચારેક બચલાવો એ ફેરવતા ફેરવતા ઓલી રાત્રે ભાગમાં ગોળી જોઈ તો એ ગોળી માં એને આંખીઓ ઉઘડેલા એવા બધા એક જ દિવસના બે દિવસના એ બે ચોળિયા એમાં મૂક્યા અને પછી ક્યાંક આડાવળી ક્યાંક ગઈ છે ઠલવી દીધું એક માટલું બીજું માટલું ગોળી પોણી ભરી દીધી ઓલ્યા તો હજી તો હું કે ચાક કરી જ નહીં હા નિમ્ભર હતા અને એમાં ગોરસ પીડ્યું પછી તો અવાજ થાય ક્યાંથી નભળાય ક્યાંથી એમાં આખી ગોળી ભરી અને પછી એમાં નાખ્યો મોટો રવૈયો આવા મોટા માથા જેવું ફૂલ અને પેલા બેન મેળા વંધારાનો ભાગ હોય વલોય વખ્યા પણ હાથ નાખ્યો ને ત્યાં તો લાલ લાલવાડા બધીને બોલાવ્યા કે આવા શું છે એવી ફૂલ કાઢીને જ્યાં જોયું ત્યાં તો બિલાડીનું માથા આ બધું નીકળ્યું ચારો વોક મૂકીને રોય અરા ઘરમાં આ ક્યાંથી હવે આપણા ધણીને ખબર પડે તો મારી મારી જોડિયા ઘાટી નાખે ઓલી બાઈ કે મારો જ દોષ છે મેં ગોળી જોઈ નહીં અને આ પાપ મારી ક્યાં પણ હિંમત કરીને પછી ઓલી શિરામણ કરવા આવે ને એ ભાઈઓને વાત કરી કે આવું થઈ ગયું છે એટલે આખો પરિવાર બહુ રોયો આ તો બહુ પાપ કર્યું હવે કરવું શું પછી એમાં એ ભાઈઓને વિચાર આવ્યો કે હવે એક જ કામ છે મૂળીમાં હરિનારાયણ દાસજી બહુ સમર્થ સંતો બહુ બહુ સમર્થ ભગવાન જવા સારું એની પાસે આપડે જઈએ અને ડાકોરજીને આપણે થાળ કરાવીએ અને સંતોને બધા રસોઈ દઈએ એટલે પાપમાંથી આપણે નિવૃત્ત થઈ જાય એટલે તમે બધા રસોઈ ગયો છો બધા સંતોને નિ તમે હાજર થઈ જાઓ છો ને અમને તરત હોસ્પિટલ જવું પડે છે એ પરિણામ જ આ છે સાદું થઈને માંદા પડે છે મારા છોકરાને તૈન વરાથી પેટમાં દુખો છો રસોઈ થઈ ગયો ચોથે દિવસે પછી હરીશ રોજ હોસ્પિટલમાં જાય હું તો મારું નામ દેવું છું મતલબ એવું કે આ હા એટલે પછી કે આપણે સંતોને રસ જમવાડીને રસોઈ દઈ નિવૃત્ત થાય એવા ભાઈઓને બધા હરીના દાદ સામીને કીધું સામી આજે આ બધી રસોઈ રાખો આવતીકાલે સવારે રાત અમે રોકાઈ છે અહીંયા અને બધાને પ્રેમથી એમાં થા જમાડ પણ વાત કરવાની હિંમત હાલી નહીં પણ નક્કી થઈ ગયું ને રસોઈ જે કઈ બનાવવાની રાતે બધું બની ગયું સવારે બધા થાલ કરવાનું બધું ટાણું થઈ ગયો સંતો પતિના ભાઈઓને પોક મુકીને રોવા માંડે અને હરિનાન દાસજી પાસે થઈ ગયા આવો પ્રસંગ છે ને રડો છો શું તો કે સ્વામી હવે અમારે તમને કીધા વગર છૂટક્યો નથી તો કહી દો કહી દે બાપા આવી રીતે આ બિલાડેનાર મરી ગયા એની નિવૃત્તિ માટે રસોઈ દીધી છે પણ એમ થાય છે દાજી કે ના ભાઈ થાળ ધરાવાઈ ગયો છે તમે કોઈ ચિંતા કરો માં અજાણતા થઈ ગયું છે તમે શાંતિ રાખો એને તાળી વગાડી સંતોને કીધો સંતો એ રોજ જમતા જમતા ભગવાન ભૂલી જતા હશો આપણે માણસ જે સાધના કરીએ છે ભૂલી જતા હોય પણ આજ આ બિલાડીના રૂવાડા ની રસોઈ છે ઘટના આવી છે માટે મહેરબાની કરીને બાપર સ્વામિનારાયણ નું નામ ભૂલતા ની બધા જમી ગયો એટલે ભગવાન એને શુદ્ધ કરી નાખ્યા સંતો પછી એવી રીતે હરિનાંદી સ્વામીની આજ્ઞાથી બધા જીમા અને પેલા ભાઈઓ પાપમાંથી નિવૃત્ત થઈ હું એ કહું છું કે આપણી થાળી આવે છે એમાં કેટલાય દોષ વળગતા વળગતા વળગતા આપડી રોટલી થતી છે આપણું શાક આવતું છે આપણી થાળીમાં એટલે ભગવાન ભજી લેવા ભગવાનને થાળ ધરાવો જમતા સ્મરણ કરવું એ આપણી સ્વયંની ફરજ છે કે નથી જીવમાં ગાંઠ વાળવા જેવી છો આ પાપ બહુ છે એટલે જેટલું થાય એટલું ભજન કરી હવે અહીંયા અમુક લોકો एक हजी एक डापण करे मांसाह ते मांसाह करो छो ये बहुत पाप है एले शू कप हम अ पेट भरवा दिवस में एकादू बकरू का पेट आराम थी भरी लै અને તમે લોકો તો કેટલા જુવાર બાજરો રાય મેથી ભાજી તાજળીઓ કૌથ કોથમય કેટલી વસ્તુ બધા ઉતારી જીવોને હળહળતા તેલમાં રાંધી નાખો છો અગ્નિમાં નાખી દો છો કેટલા જીવ મારો છો ત્યારે તમારું પેટ ભરાય છે ત્યારે અમે એક જ જીવ મારીએ છીએ સોહા કરી બેસી જાય છે માટે તમે પાપ વધારે કરો છો અમે પાપ નથી કરતા અને મારી વાત ગળાઈ ઉતરી જાય પણ પેલી વાત એ છે કે ભાઈ કુદરતે જેના માટે જે આહાર નિયત કર્યો હોય એ આહાર કરાય એનાથી વિપરીત માંસાહાર કરીએ છે પાપ છે ને પાપ છે પેટ્રોલ ની ગાડીમાં ડીઝલ ઘાલો કેરોસીન ઘો એવું છે આ છતાં એક વાત સમજવા જેવી છે આ સૃષ્ટિમાં પાંચ પ્રકારના જીવ છે એકેન્દ્રીય દ્વિતીયન્દ્રિય ત્રિન્દ્રિય ચતુષ્રીય અને પંચેન્દ્રિય વાળા વનસ્પતિ સૂક્ષ્મ જમીનમાં હવામાન પાણીમાં જીવ છે એ અને વનસ્પતિ માત્ર એ બધા એક ઇન્દ્રિય વાળા જીવ છે બે ઇન્દ્રિય વાળા કોણ છે અળસિયા કૃમિ આ ભેંસના ગાયના છાણના ઉકળામાં જે ઈળો પડે છે એ ઈયળો એ બધા બે ઇન્દ્રિય વાળા જીવો છે ત્રણ ઇન્દ્રિય જીવ કોણ છે કીડી મકોડી જુ માકડ ચાચડ અને મોટી ઈયળો જે છોડવા ખાઈને જીવે છે પાંદડા ખાઈને જીવે છે એ બધી ત્રણ ઇન્દ્રિયો જીવ છે ચાર ઇન્દ્રિય જીવો કોણ છે ભમરી તીડ સાપ વીછી આવા બધા જે છે એ બધા ચાર ઇન્દ્રિય જીવ છે પાંચ ઇન્દ્રિય જીવ કોણ છે તમામ પશુને પક્ષીઓ ગાય ભેંચ ઘેટા બકરા મરઘા તેતર બધા મોર પોપટલી બધા અને માણસ આ બધા પાંચ ઇન્દ્રિયો જેટલી ઇન્દ્રિયોની સંખ્યા વધારે એટલી સંવેદના વધારે અને જેટલી સંવેદના વધારે એટલી પીડા વધારે અને જેટલી પીડા વધારે એટલું એને હણવાનું પાપ વધારે પંચેન્દ્રિયોને છે ને એને પોતાને તો પીડા થાય જ પણ એની પાછળ પરિવાર પણ છે એક સસલીને હણી નાખો એના ડુવામાં એને બચલા મૂક્યા હોય એ મા કરતા હોય ચકલીને મારી નાખો એની પાછળ ચકલીના ટેટા ભૂખ્યા ટમટમ કરતા હોય માણસને મારી નાખો મરી ગયો પણ એને પરિવારના દસ જણા આખી જિંદગી માથે ઓઢીને રોતા હોય આ સંવેદના છે પંચ ઇન્દ્રિયોની પ્રાણીઓની એટલે એને હણવાનું ભયંકર પાપ છે એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રમાં નિર્ણય છે તો આપણે જે ઘઉં બાજરો જુવાર ખાઈએ છીએ એ તો એક ઇન્દ્રિય વાળા નથી નિર ઇન્દ્રિય છે એટલે ભારો ભરીને આપણે વનસ્પતિઓને હણીને પેટ ભરીએ અને એની સામે એક જ બકરો કુકરો કે ઘેટો મારીએ તો ઘેટા બકરા મારવાનું પાપ હજાર ગણું થાય એટલું ઓયલું પાપ ન થાય માટે માંસાહાર કોઈ દિવસ ન વાતો કરતા કરતા ઈડો કપાઈ જાય ધ્યાન રાખો ઊંધ્યું શાક કરવું છે આખું આખા રીંગણા મૂકી દે પણ એમાં જરા કઈ વિંદ હોય આ હોય તેને જોવું જોઈએ અંદર બાવું બેઠો હોય એ ઘોઘો બફાઈ જાય એની વેદના છે તો એને પછી ઊંધિયામાં ન નખાય એને ભડથું ઓળોમાં ન કરાય અને એક બાજુ મૂકી દેવાય વાલ પાપડીને આખે નાખી નાખી દીઓ અંદર કેટલી જીવાય તો બેઠી હોય એ પાપ છે આપણું દૂધ ચાક બધું ઉભરાઈ ગયું હોય ગેસના ચૂલા પાછળ બધી કીડી મોકડી ફરતી હોય સીધો ડાફ દઈને લાઈટ ટીક દઈ કરો અને બધું ભડકો થાય ને બધી કીડીઓ મરી જાય એને પેલા કીડીઓને હટાવી દેવાય પછી કરાય એમને નહીં કોલસા લાકડા વાપરતા હોય એને ખંખેરીને કીડીઓ બીડીઓને આઘી કરીને પછી કોલસા છે એને પછી શાક લાકડા છે એને જલાવાય આ ભાતનું ગરમ પાણી વધારે હોય તો ઘા કરી દીધું કીડીઓ ફરતી હોય એને બિચારો હોફાવી વળી જાય ફળહડતું નાખી દીએ એની દશા શું થાય એટલે સુરક્ષિત રીતે એ પાણી વહાવવું જોઈએ રસોઈ કરતા આ શાકાહારીઓ જે હિન્સા કરે છે એ સમજવા જેવી છે પાણીમાં અનંત જીવો છે ગાળા વગરનું પાણી પીવે એક વખત પીવે છ મહિના માછીમાર માછલા મારીને જેટલું પાપ લાગે એટલું એકવાર અનગણ પાણી પીવાનું પાપ લાગે છે માટે પાણી ગાળ્યા વગર ન પીવાય એ તમે કપડાંથી ગાળવાનું હો પાછી એ કપડાંથી ગાળીને પછી લઈ આવો લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્ર તરત તમને અનેક જીવો એના કપડા ઉપર દેખાશે દેખાશે જોઈ જોજો સૂક્ષ્મદર્શક એટલે પાણી ગાળ્યા વગર પીવાય નહી પાણી ગાળ્યા વગર રસોઈ ન થાય ને પાણી ગાળ્યા વગર કોઈ વાસણ કુસણ સાફ પણ ન કરાય કારણ કે બધું લોનાન પણ કરાય એટલે સ્નાન કરતા ભજન કરવાનું કીધું છે કારણ કે નહીં તો રક્ત સ્નાન થાય છે કારણ કે અનેક જીવો કચરાઈ જાય છે ને એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી ગામડામાં કઈ ન સમજતા હોય કે ગંગામાં નાયન ગોદાવરીમાં નાયન હર્ષદ મહેતામાં નાયન બધી જીવહિંસા છે એટલે પાણીમાં પણ જીવો છે એને ભજન કરતા કરતા નવાય સ્નાન કરાય ઉપરાંત અનાજ અને પાણીનો બગાડ પણ વધારે ન કરાય એ પણ જીવ છે જરૂર પૂરતું ભોજન ને જરૂર પૂરતું જળ પીવે વધારે જો કોઈ વાપરે તો ભાગવતમાં કયું છે કે દંડ ને પાત્ર છે શિક્ષાને પાત્ર છે કારણ કે એક તો હિંસા કરે છે બીજું બીજાનું ઝૂંટવી લે છે માટે એને સખત દંડ થવો જોઈએ એવું ભાગવતમાં કીધું છે નળની ચકલીઓ ખોલી મૂકીને ઢીંડો રાખીને વાતો કરી રાખીએ પાપ લાગે પાણી પાણી સફાઈ ફુવારા મારવા પડે ઇલાજ છે વંદા હોય કરોળિયા હોય ગરોળી હોય આ બધું હોય એને આમ હાવ હટાવી દે પણ મારીને એના ટાંટિયામાં ભાંગી ન નખાય હાવ મારી તો ન કરે નાખતા હોય પણ એ ન ને કોઈ એને હાવાણો મારી ડીબી નખાય એ ક્યાં વંદો તમારા ખિસ્સા કરી જાય છે અર્ધો પીસ મૂકે પણ એને હટાવી દેવાય નીકળી જાય ઘણા લોકો ઉંદર પકડવા માટે પિંજરા મૂકે એના રહેવા માટે ઘરતો નથી આપણા માટે છે દસ્તાવેજ આપણા નામે છે હવે ઈ એમ કે મારા તોય ઉંદર આપણો દસ્તાવેજ કાતરી જાય બોલો ઈ એની ઈર્ષા છે હવે એનામાં એના નીકળ શું મળવાનું હોય પણ એમ કે આને નામે કેમ અમે અહીંયા રહીએ છો તમારા એનો કોઈ વાંધો નથી પણ ઘણા એવા હોય છે દુષ્ટજીવ કૂતરા બેઠા હોય ત્યાં જ પિંજરું ખોલે બઉ પ્રેક્ટિકલ વાતો તમને કઉ છું આ પાપ છે તમને રમત થાય છે દેડકાનો જીવ થાય છે જાય છે મૂકી દે નવેલામાં શું કેવાય આમ આડહર માં ગમે મૂકી દે ઓલી મુંજાય મુંજાય મરી જાય પકડો એનો વાંધો નથી પણ પછી ખીસીને આમ ઘા કરીને એને ખુલ્લામાં ક્યાંક છોડી દેવા એ બિચારા વયા જાય તમારો ખાલ છોડ્યો એનો તમે ખાલ જોયો પ્રાણીઓના હોય ને પાળીને પિંજરા ઘોસી ગાલે તમે કેમ રો છો એને ગગન વિહાર કરવો છે તમારા મનોરંજન માટે એને ચકલી પોપટ પિંજરા ગાળ્યો દેતો હોય એને છૂટો એને ગગનમાં વિહરવા દેવાય એને એ ન કરાય ધ્યાન તો કેટલું કેટલું છે અરે ઘણા લોકો કૂતરા બિલાડા પાડે વાંધો નહીં પાડો તમારે કદાચ સુરક્ષા માટે એનો કોઈ વાંધો નથી પણ એના માટે તીન પેક માંસના આહાર લાવીને ખવડાવો એ હિંસા છે રોટલી દૂધ ખવડાવો એની રીતે થોડા છૂટા પણ તમે ખરીદી લઈ આવો એ હિંસા છે અને ભાઈ એક બહુત બઢિયા પાપ બોલતે બોલતે જીવ ને કચાસ મેસૂસો રહી એ છે ગર્ભમાં ભ્રૂણ હતી ત્યાં ઓહો દીકરી દેખાય સોનોગ્રાફીમાં ટુકડા કરી નાખી કાતર ચલાવી નાનું મુલાય મુખ ખોલી ખોલી માં કરતું હોય અને હગી માં એને કાપવાની અનુમતિ આપતી આ પેટ છે કતલખાનું છે લોકો આ બાળકોનું માંસ લઈ જાય છે ગર્ભમાં ટુકડા કરેલા એને તમારા બાળકોને રાંધી રાંધીને ખાઈ જાય છે એ પાપમાંથી કે હવે તમે છૂટો કેટલી પુનર્ભવે શિક્ષણ સ્કૂલોમાં કોલેજોમાં આપવું છે એનું તુત ઉપડે આ દેશમાં વિદેશની સંસ્કૃતિનો વાયરો લાગ્યો છે એના ભાઈ એને એજ્યુકેશનની જરૂર નથી એને સંયમ અને બ્રહ્મચર્યનું શિક્ષણ આપો ઓટોમેટિક તમારે શિક્ષણ શું સલામત રીતે તમે કઈ રીતે વધુ ને વધુ પાપાચાર કરી શકો એ સિવાય બીજું કઈ અને કોઈ એમ કે ભાઈ તમે આ આ શું કામ આવી રીતો બધી શીખવાડો છો આમ છે તેમ છે તો લોકો આજે કોઈ સંયમ રાખી શકતા નથી તો પછી સલામત રીતો જ બતાવી પડે ને બીજું શું કરીએ એટલે ભાઈ જે લોકો સંયમ રાખી શકે છે એને પણ તમે આવું માર્ગ ચડાવીને વધારે અસયમિત કરવાના શું કામ રસ્તા બધા શીખવાડો છો નાની અવસ્થામાંથી આ ધંધો શું કામ તમે કરો છો અને આ પાછું કેવું છે ભાઈ ઉલટું સુલટું એક તો એવી ટીવી ઉપર સિરિયલો એવી ફિલ્મ એ બધું બનાવીને દેખાડવાનું એવા ડાન્સ પાર્ટીઓ એવા ફેશન છો એવા મિસ યુનિવર્સ અને આ બધું બતાવવાનું ફેશન પરેડ યોજવાની જાત કોલેજ ડે ઉજવવાની ફ્રેન્ડશીપ ડે ઉજવવાની ગયા બને મોરલ્સ ડે ઉજવવાની જાત જાતના ટ્રેડિશનલ બધું કરવું ને છોકરા છોકરીને ભેળા કરવા અને નચાવવાની પછી બેહકાવવાનું પછી કે હવે કોઈ સંયમ રાખી શકતું નથી મૂરખના સરદાર આ પેલા છું આ શરૂ કરો છો અને દીકરીઓ હવે પછી એની દીકરીના ઉપર દુરાચાર થાય કે એનું અપહરણ થાય કે કોલ ગોળ કે વેશ્યા થઈ જાય કે પછી એની હત્યા થઈ જાય કે પછી આત્મહત્યા કરવાનો પ્રસંગ આવે ત્યારે માવતર માથા કૂટીને રડે પછી શું એના કરતાં ભાઈ તમે રોજ એટલે ઘર સભાનું કહીએ છીએ તમને કે રોજ ઘર સભા કરી દીકરા દીકરી પરિવાર સાથે બેસો થોડી સંસ્કારની વાત કરો એને કહો કે આપણા કુળની ખાનદાની છે આપણે આવા વસ્ત્રો ન પહેરાય દુનિયાને રબાડે ન ચડાય આવી જગ્યાએ આપણે ન ફરાય લોકો બહુ બુરો છે આવી રીતે મિત્રાચારી ન કરાય આનાથી ખૂબ સાચવવું કોઈના મોહાંતમાં ન પડવું કોઈને એવા પ્રોમિસ ન દેવા આ બધી જાત જાતની એને શિક્ષણની સંસ્કારની વાત કરવી જોઈએ પણ હવે એને શિક્ષણ સંસ્કાર હોય તો દીકરાને વાત કરે ને તો કરે ને એમાં હોય તો કુબામાં હોય તો હાલો એ ન હોય તો કઈ નહીં પણ કમસે કમ આવો કોઈ સારો સત્સંગ થતો એમાં તો કમસે કમ દીકરા દીકરી લાવીને બેસાડો તોય બે સારા શબ્દ પડશે તો કઈક અટકી જશે એટલું તો કરો તો એ નહીં વાત સત્સંગી થઈ રહેવું અલગ વસ્તુ છે ચિંતા મંડે કરવા એ પછી વાત પૂરી થઈ જાય છે જ્યારથી નાનું છે ત્યારથી એની મર્યાદા એને સંસ્કાર એને હાલરડામાં એ પાય તો પછી કોઈ વસ્તુ બનતી નથી એટલે એ કેવું જોઈએ તો દીકરા દીકરીઓમાં જીવદયા સંયમ બ્રહ્મચર્ય જીવ દયા એના શિક્ષણ આપવાની જરૂર છે દીકરીઓને એમ કે માતા દીકરાઓ ને બધાને કે ભાઈ માતા પિતા સાસુ સસરા વડીલો આ બધાને ત્રાસ ના આપો એની સેવા કરવી એની મર્યાદા જાળવવી એ બધા ત્રાસ આપો અને પછી મરી જાય એ તો એ બધા હિંસા છે કેટલી દીકરીઓ હળગી જાતી છે એ જીવ હિંસા છે અને ભારત દેશની અંદર હજી સુધી એવો પ્રાઇમસ કોઈ કંપનીએ બનાવ્યો નથી જે ફાઇટો સાસુ ગયું બધી હોવું પ્રાઇમસ હજી સુધી નથી બન્યો ઝપટમાં આવ્યું હોય શારીરિક થતી આ હિંસા છે હવે વાણી થી હિંસા મન અને વચન કર્મ વચન થી કીધું વચન થી હિંસા અમેરિકાની એક હોસ્પિટલ ની આગળ એક બોર્ડ માર્યું હતું एक मनस ने वीछी कर एक दिवस सारो थो एक मनस ने साफ करजो थे जो रो एक मनस ने हड़काय कूचरू करी चौदह दिवस चौदह इंजेक्शन आप साजो थी घर जो रो पानस ने एक मणस कर एक महीनो थी गो दर्दी हजी बेभान है बचवा कोई आशा नहीं आ मनस कर વીંછીમાન તાપમાન ઝેર ઓછા છે પણ માણસની જીભમાં બહુ ઝેર છે એ જેને ડંખ મારે કરી નાખે મહાભારત કરી નાખે આંધળા તો આંધ વાણી થી હિંસા છે ઘણા એટલું મરમ ભરેલું માર્મિક એવું માર્મિક બોલે ને હામાં વાળાને કે બિચારો જીવ તો હોળગી જાય એવા એવા એવા એવા વ્યાન નાખે ને વહરા નાભીમાંથી હામાં માણસ નવા કલંટ થઈ ગયો બધાનો સંતાન શું થાય એનું તેના હાથમાં હાલતું નથી કોઈ ને એક આંખ નીડલ હવે એમાં એ શું કરે ભાઈ આ બધી વાણી થી થતી હિંસા છે અને વડીલો હોય માતા પિતા હોય સાસુ સસરા હોય એની આગળ હું કરે તું અને મર્યાદા મૂકીને એને જે લોહરાવાની એનું જે અપમાન કરવું ને એ હિંસા છે મારી નાખવા બરાબર જ છે શાસ્ત્રોમાં કીધું છે મહાભારતની અંદર પ્રસંગ છે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને તો એક દિવસ ધાર્યું પરિણામ ન આવ્યું અર્જુન પાછા આવ્યા ને ધર્મના યુદ્ધ અકળાઈ ગયા અને અર્જુન ને જેમ તેમના ગાડીની મેળા કરવા આવા હું હાઠીકા જેવા ટંકાર થી અર્જુન ને પ્રતિજ્ઞા હતી માને કોઈ ગમે તે કે એનો વાંધો નહીં પણ જે દિવસે મારા ગાંડીની કોઈ નિંદા કરશે તે દિવસે જીવ થી મારી નાખીશ અને મોટા ભાઈએ ગાંડીની નિંદા કરી અને અર્જુને કીધું કે હવે મારી પ્રતિજ્ઞા છે હવે હું આને રેવા નતો શ્રી કૃષ્ણ કીધું કે રૈજા મોટો ભાઈ છે તો કે મારી પ્રતિજ્ઞા છે ગમે હોય પણ કે ભગવાન કે એને એમ મારી નાખવા એ થોડું હોય તું એ તારો વડીલ મોટો ભાઈ છે એને તું અપમાન કરે તું ક્યારે મેન્ટ કરવા એટલે એ મારી નાખ્યા બરાબર છે મહાભારતનો તમને એકદમ પ્રમાણભૂત દાખલો દઉં લોહરાઈ જેમ આવે કેવા જેવું અપમાન કરે પછી અર્જુન ઉપડલો છો ને તું નપુંસક છો તું જુગારી છો તું અધર્મી છો ને માન ની છો ને મોટો મોટો થઈને ફરે છે અમને બધાને જંગલમાં રઝડતા કરી દીધા તારે ફરતા પે તારે તો કઈ દાન દયા જેવું કઈ છે નહીં એવા લીધા ભગવાન કે રાખી દે રાખી દે હવે પતિ ગયા પછી અર્જુન ને પશ્ચાત વર મેં મારા મોટા ભાઈ ને ધર્મ રાજને ભગવાન આ કીધું હવે મારે જીવવાનો કોઈ રસ રહ્યો નથી મારે એ ચિત્તા સળગાવીને મરી જવું છે હવે આત્મહત્યા સિવાય છૂટક્યો નથી ભગવાન કહેતા એમ મરી જવું એવું જ થોડું છે તું તારા પોતાના વખાણ કરી કે મારા જેવો કોઈ નથી ને મારાથી તો દેવતાઓ પણ ત્રાસ એકલો મહાભારતનું યુદ્ધ પૂરું કરી નાખો ને મારા જેવો સુરવેર નહીં ને કોઈ આવો નહીં ને તેવો નહીં ને એ શરૂ કરી એ શરૂ કર્યું ભગવાન કે રહી ગયું બસ તારી હત્યા થઈ ગઈ ઘણા એવા ડફાઇસી આવે ને છોકરા કહેતા હું મારા બાપ જોડો મારી દઉં જોડો જ મારી દે ને તું ભલે મારી દે આ હત્યા બરાબર છે આ એને બાપ ની હત્યા લાગે છે मां बाप ने भूख्याखे वृद्धाश्रम हड़से लीजिए वाट खर्ची आप भोजन खर्ची आपे कपड़ा अपे पैसा वपरवा अपे बदू पड़ा लिये ये हत्या छे मावतर आ जीव हिंसा मानव हत्या जो वो हो અને એ વડીલો નાનેરા જેની હોય એના ઉપર જો હુકમી જમાવે એને ત્રાસ આપે ને એને વારે વારે ધમકાવ્યા કરે ને એના ઉપર એવો પરતંત્ર કરી મૂકે કે એને હું કે ચા ન થવા જેને બિચારા ઊભા કબૂતરને જેમ સતત ફફીડે રાખતા હોય આ પણ હિંસા છે એ વડીલો એ રાખવાનું છે ને હવે બિચારા નાના હોય એને સહન કરે બોલે નહીં પણ બીજું કરે શું એ હિંસા છે એક જણો છે ને આમ ચાલ્યો જ ત્યાં એના ઉપર આ ઉપરથી એક રમ રમ કરતી ઈટ પડી પણ બરાબર ઈંટ આમ પડખે પડી એટલે ભાઈ બચી ગયો એટલે આને થઈ ગયું કે ગયો ઈંટે ઇંચે મારી પાછ તોડી નાખો કાળ ચડી જાય ને પડખે ધ્યાન નો રાખવું છે રાહદારી નીકળે આમ ઈંટું માથે પડે એટલે એ ઈંટ લઈને દોડ્યો ઉપર ગયો ને તો આવો હટાક્ટા માળો માણસ હતો અને એક્સરસાઇઝ કરતો હતો અલગ ઈંટ લઈને ગયો ને કેમ શું આવ્યો કઈ નઈ આ તમારી નીચે પડી ગઈ ને આપે આવ્યો છે હવે મોટા છે તો સહન કરે બીજું શું કરે નાનું ઈંટ મૂકીને વયો જાય બીજું કઈ બોલે બીજા માણસ મારા જેટલું પાપ છે એટલે બઉ સરસ હું યાદ કરી લઉં એક ઇંગ્લિશ ની અંદર મને યાદ આવ્યું બઉ એટલો હો હો એ તો શું એને વાક્યમાં કીધું છે તમે સમજવા કોશિશ કરજો લાઈફ લાફ્સ એટ યુ વેન યુ આર અનહેપી જ્યારે તમે દુઃખી હો છો તમે એટલે હું જ્યારે તમે દુઃખી હો છો ત્યારે જિંદગી છે એ તમારા તરફ દાંતી જ્યારે તમે સુખી હો ત્યારે લાઈફ જિંદગી છે તમારી સામે મરક મરક હસે છે બાદ લાઈફ સેલ્યુટ્સ યુ લાઈફ તમને સલામ કરે છે વેન યુ મેક અધર્સ હેપી જયારે તમે બીજાને સુખી કરો છો ત્યારે જિંદગી તમને સલામ કરે એક અંગ્રેજી વાક્યુ જયારે મને હા થયું ને કીધું વેદ વાક્ય જેવું જ છે ને આત્માના પ્રતિકુલા પરેશાન ના સમાચરે પોતાને જે પીડા આપતી હોય બીજાને પ્રત્યે એ ન આચરણ કરવું આપણે કોઈ ગાળ દે તો ન ગમે તો બીજાને ગાળ ન દેવી આપણું કોઈ ચોરી જાય તો ન ગમે તો બીજાનું ચોરી ન જવું આ જિંદગીની રમત છે તો વચન થી પણ કોઈની હિંસા ન કરે મનથી મન વચન કર્મ કયું છે ને મનથી પણ નહીં મનમાં મનમાં કોઈ ભૂંડું થાય ખરાબ થાય એવો વિચાર ધાવણ ઓકાવી દેવું જોઈએ આ હિંસા છે મનમાં મનમાં મારી જ નાખે છે ને કાપી નાખો જોઈએ મારી નાખો જોઈએ છઠ્ઠી ધાવણ ઓકાવી દેવું જોઈએ રોડ ઉપર લાવી દેવો જોઈએ એને ભીત ભૂલાવી દેવી જોઈએ શું છે હું છે ત્યાં પછી આગળ જઈને મીઠા સાંકરિયા રડવા માંડ્યા કેરડાના ઝાડવા ને છાંયો કરીને બેઠા અને બધા વાગ્યું તો એની જરા પંપાલ બધી કરવા મળે ત્યારે મીઠા સાંકરિયા બોલ્યા સામે આ બહુ પાપ્યો છે એટલે તું વાંજ્યો છે ત્યારે કૃપાનંદ હે કોઈ દીકરો નથી કઈ નથી ના સામી પાપીઓ અરે સ્વામી આપણે બધા સંતો સંકલ્પ કરી પાંચ પાંચ માળા કરો કે સ્વામિનારાયણ ભગવાન દીકરો દીકરો થયો એ દીકરા નામ જીવણો ખુમાણ પડ્યું અને દીકરો થયો જે એનું ખરાબ કરે એનું મન એનું પણ સારું ચિંતન ચિંતન હિતમ ચતય હા આમ આવી બધી માનસિક રીતે પણ અહિંસા ધર્મ છે પણ હવે જ્યારે બીજાનું સારું ન જોઈ શકતા હોય ને બીજાના પ્રત્યે ભૂંડો ભાવ હોય ને બીજાને સારું દેખાય તેને પાછા પાડીને એને ગમે તેમ એને હેરાન કરવાને હોય ઉતારી પાડવાને આવી બધી ભાવનાઓ જ્યાં પડાયું હોય કોઈની ઈર્ષાથી આપણે સાંખી ન શકતા એ ઉત્કર્ષ તો પછી ત્યાં વેરઝેરના જાડવા સિવાય બીજું કાંઈ ઊગે જ નહીં પણ જે સમય એમ થાય કે મારા દુશ્મનનું મારે ભલું કરવું છે એ જ સમયે બધા વેરઝેર સમી જાય અને એ જ સાધુતા છે મારે દુશ્મનનું જ સારું કરવું છે સર્વે સુખીને સંતો બધા સુખી થાય એમાં દુશ્મનો હોય સુખી થાય એવી ભાવના આવેલા બધું સારું થઈ જાય આફ્રિકામાં ગાંધીજી હતા જ્યારે પ્રથમ વખત જ્યારે ત્યાં ગયેલા ત્યારની જે બધી વાતો છે ત્યાં પછી હિન્દી લોકો હિન્દુસ્તાનીઓ જે વસતા હતા એના તરફ જે ભેદભાવ હતો જે ત્રાસ ગુજાર હતો એમાં ગાંધીજી પછી લીડર થયા અને બધું એનો આગળ પડ્યા એમાં સરકારે એવી ફરમાન નથી કે એવું જે થઈ છે કે હિન્દુસ્તાની લોકો એને બધાએ કાગળ ઉપર એને હાથની છાપ આપવાની એટલે કાંઈક સોલેહરૂપે ગાંધીજી એ વાતનો સ્વીકાર કર્યો છે કે સારું અમને હિન્દુસ્તાનીઓ છાપો આપશું પણ એમાં એક આલમગીર કરીને હિન્દુસ્તાની પઠાણ હતો ને એ એણે વિરોધ કર્યો કે આ આ ખોટી વાત છે એ ગાંધી કહેતો આ નથી હું આ વાત ખોટી આ થાય જ નહીં કરાઈ જ નહીં અરે ભાઈ આપણે નક્કી નક્કી કરશું તો જો ગાંધીજી કરશે ને તોય હું માથું ફોડી નાખીશ હું છાપ નહીં આપાદું કોઈને અને અમારા નિયત સમયે ગાંધીજી પકડી મૂકે નહીં એ એને જ્યાં હચે ત્યાં બધા છાપો આપવા માટે બધાની સાથે ગયા ને આલમગીર પઠાણ લાકડી લઈને ઉભો હતો એ જેવા ગાંધીજી આવ્યા અને ફેરવીને લાકડી મારી ગાંધીજી બેભાન થઈને ડળી પીડા મોઢામાંથી લોહીનો કોગડો નીકળી ગયો ઓલા પોલીસે વગડી લીધો ગાંધીજી સારવાર થઈ ભાન આવ્યા ખબર પડી કે આલમગીરને જેલમાં નાખ્યું છે ગાંધીજી એ શબ્દ એ બોલ્યા એને છોડી દીધું એ તો નિર્દોષ છે વાંક મારો છે કે હું એને મારી વાત બરાબર દોષ મારો છે એનો દોષ નથી એ નિર્દોષ છે છોડ ગયો અને એને જયારે મારી વાત સમજાશે ત્યારે એનો પસ્તાવો ચોક્કસ થશે અને ખરેખર એને છોડ્યો આલમગીરને સમજાયું કે ગાંધીજી સાચા હતા હું ખોટો હતો એનો દાસ બની ગયો પછી ગાંધીજી પઠાણ રહ્યો કાંઈ આવે તો એના છોતલા ઈ પાડી નાખે એવી પણ મનમાં ગાંધીજીને ગોળી મારી તોય એમ ન થાય કે ભાઈ આનો હુંડું થજો આ સાધુ ગાંધી જેવી ગાંધીજી જેવી સાધુતા જીવવી ને ભગવા વાળા કપડાં ને કઠણ છે બહુ કઠણ છે સારા સાધુ તરીકે પૂજાઈ જવું ને એ ટાઈટલ પકડી રાખવા હેલા છે પણ ખરેખર સારા સાધુ તરીકે જીવવું ને એ લોઢાના દયાનંદ સરસ્વતી ભલે આપણે એની આગળ ટીકા કરી એ આપણને એનું પસંદ નથી પણ એ જ બાબત ઉપર કે બીજી બાબત મારે અત્યારે ખુલાસો નથી કરવો પણ એ જોધપુર હતા ત્યારે એક માણસે પછી એના રસોઈયો જગન્નાથ હતો એને સાધીને એને પૈસા થોડા આપ્યા અને એ જગન્નાથ રસોઈયાએ દૂધમાં ઝેર ભેળવી અને સામીને સાંજે પાયું પિતાની સાથે જ દયાનંદ સરસ્વતીને ખબર પડી ગયો કે રસોઈયા ઝેર નાખ્યું છે અને એ કોઈને કહેવાથી જ હોય ઉલટીઓ મંડી થવી બળતરા મંડી થવા જગન્નાથને બોલાવી જગન્નાથ હાચું બોલી જાય ત્યાંમાં ઝેર નાખ્યું છે ઓલો રડી પડ્યો હા બાપા હું ફૂટેલ કે મને આ આવી રીતે થઈ ગયું દયાનંદ સરસ્વતી કે ભાઈ તું નિર્દોષ છો લે ભાઈ હજી રાતનો ભાગ છે એ તું લઈને જલ્દી ને જલ્દી રાઈતના અંધારામાં ભયોજા સવારે ખબર પડશે જગન્નાથ રસોઈયા એ દયાનંદ સરસ્વતી ઝેર આપ્યું છે તો તને મારી મારીને તોડી નાખશે તારું પરિવાર રખડી પડશે અલોકે બાપા હવે મને તો મારી નાખે તો જ મારું પ્રાયશ્ચિત મારે તમને હવે છોડી નથી જાવ મહાપાપ કર્યું છે મેં દયાનંદ સરસ્વતી કે ભાઈ મારા ખાતર તું અહીંથી ભીયો જા તો જ મને શાંતિ થશે બાકી તો શાંતિ નહીં થાય અને જગન્નાથ રસોઈયાને એમણે એક હજાર રૂપિયા આપીને એને વિદાય કરી દીધો ક્ષમા ધર્મની આ પરા છે આપણા સોળ સંતો શ્રીજી મહારાજ વખતે સુરતમાં ભિક્ષા માગવા ગયા હતા જોડીમાં ભયંકર ઝેર નાખ્યું અને એ બધા સંતો ખાઈને પડ્યા જતા પાઠ થઈ ગયા પ્રભુ દિવ્યુપે ઉતર્યા સંતો ની સામે અમી દ્રષ્ટિ કરીને સોળે સોળ સંતોના વિષ ઉતારી નાખ્યા પણ એ કહેવાનું એ છે કે એ જ સોળે સોળ સંતો પાછળ એ જ પરામાં ભિક્ષા માગવા જાય ને એ જ લોકોને ઉપદેશ આપે આ ક્ષમા છે આ ક્ષમા બ્રહ્માનંદ સ્વામી ને બધા ચાલ્યા જતા હોય ધાધરા બાજુ અને વૈરાગ્યો લાકડીઓ ભાંગી જાય એટલા મારવા એક સદાનંદ સ્વામી મારતા મારતા શીસર લાકડી ભાંગી ગઈ ટુકડા લઈને પેલા ને સાધુ ના અરે ભાઈ તમારે લાકડી ભાંગી ગઈ એનું મને દુઃખ છે મને વાગ્યું છે તો હાજુ થઈ જાય પણ લાકડી ભાંગેલી એ હાજી નહીં થાય એનું દુઃખ છે તો બ્રહ્માનંદ સ્વામીને બધા મારતા પેલા તો બ્રહ્માનંદ સ્વામી બધાને તમે મારો એનો વાંધો નહીં થોડી અટકી જાઓ આ તમે તલવારો નીચે મૂકી છે ને એ લઈને એક જણા કબ્જે કરાવો કારણ કેવી કેવી વાત એ આટલા આટલા માર ભાંગી તોડી નાખે અને એ પછી એ સંતો જયારે મહારાજ પાસે ગરડા ગયા ત્યારે મહારાજા દશા જોઈને આંખમાં આંસુ આવી ગયા પછી મહારાજ બધા સંતો ભેળા કરીને એમ કીધું કે સંતો હવે થોડા થોડા તમે છે ને લોકોને ડરાવો કે કોઈ આવે ને તમે પચાસ જણા હોય તમારે કેવા આવો તમારે મારવા છે ને એમ કરીને થોડો તમે ડરાવશો ને તોય ભાગી જશે ત્યારે સંતો રડતા રડતા કીધું મહારાજ કે ભૂંડા ભૂંડા ભલા ભલાઈ તજે કે એમ જ્યાં કીધું અને સહજાનંદ સામે ગાદી ઉપર ત્રણ વાર હાથ પછાડ્યો ધન્ય છે ધન્ય છે ધન્ય છે સંતો તમને ધન્ય છે તમારી ક્ષમા ધન્ય છે હવે આટલી બધી ક્ષમા ભૂંડા ભૂંડા ન તજે તો ભલા ભલાય તજે પણ આપણું સૂત્ર બધાય જોઈજો બરાબર ની વિતાડી દેજો જરા આમાં રહેવું ન જોઈ ખો ભૂલી જવા જોઈએ વિતાડી દેવું ને એ આપણું સૂત્ર છે અને વેલા એમ છે કે ભૂંડા ભૂંડા ન તજે તો ભલા ભલાય તજે એ સ્વામીજી આ કબીર સાહેબે જે સાધુના લક્ષણ વિશે થોડી સાખીઓ લખી છે હવે એ સાખીઓને બહુ બહુ વિસ્તાર નહીં કરો હું તમને એનો ભાવ કહી દઉં અદ્ભુત હો પણ અદભુત કબીર કે સાધુ હોય કેવો હોય પછી એમણે સાખીમાં ઉપમાવી સાધુ હોય ને એને ધૂળના ડેફાની જેમ રે એ સાધુ ધૂળનું ઢેફું જે આવે તેને બધાને ઠેબા ખાઈ ને બસ આવો સાધુ હોવો જોઈએ એ લખ્યા પછી કબીરને થયું કે નાના નાના નાના ધૂળના ડેફા જેવા સાધુને ન કહેવાય કારણ કે ધૂળનું ડેફું જો કોઈને ઠેસ વાગે તો લોહી કાઢે પીડા કરે જ તો સાધુ આવી રીતે કોઈને પીડા આપે એ સાધુનો ધર્મ નહીં એટલે વિચાર કરીને એણે એમ લખ્યું કે તો સાધુ છે ને એ રસ્તાની ધૂળ જેવો હોવો જોઈએ બસ બધા એને કચરે અને કોઈને કાંઈ પેલું પીડા નહીં કોઈને ઠેસ વાગે નહીં એ લખ્યા પછી પાછું કબીરને થયું કે ના ના ના ના ના ના ના ના ના ના ધૂળ જવાય એને ન કહેવાય કારણ કે વંટોળીઓ ઉઠે તો ધૂળ છે ને આપણે ધૂળ ધૂળ ભરી મૂકે રાહદારીને અને કોઈની આંખમાં પડે ને તો પીડા પીડાનો પાર નહીં એમ સાધુને ક્યાંક એવા સંજોગ થાય ને કોઈ અસંતોષનો વંટોળો ઉઠે કે વેરઝેરનો કે ઈર્ષાનો કે રાગદ્વેષનો કે મારા તારાનો ભાવનો વંટોળીઓ ઉઠે તો એ પાછી બીજાની આંખમાં પડે ને પીડા કરે માટે એ સાધુનો ધર્મ નથી એટલે વળી પાછું એ કરીને કે ના ના સાધુ કેવો હોય એ સાધુ પાણી જેવો હોય પાણી જેવો બસ એ બધાને જીવન આપે અને ખલખલ ખલખલ વહે એ લખ્યા પછી વળી પાછું કબીર નહીં પાણી જેવો પાણી બહુ ટાઢુ થઈ જાય તો આપણને માંદા પાડી દે બહુ ગરમ થઈ જાય તો આપણને દઝાડે માટે સાધુને પાણી જેવો ન કહેવાય છેવટે કબીરે લખ્યો કે સાધુ કેવો હોવો જોઈએ તો આકાશ જેવો હોવો બધાને સમાવે બધાનો આધાર થઈને વહાલ કરે એવો સાધુ આવી રીતે મન વચન અને કર્મથી જયારે માણસ જીવે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે અહિંસા ધર્મનું પાલન થાય છે રહેવું અને શાંત પ્રકૃતિએ વર્તવું એ સાધુનો ધર્મ છે અને ક્રોધેયુક્ત પ્રકૃતિ છે એ તો દુષ્ટનો ધર્મ છે હવે અહિંસાની વાત કરતા કરતા શ્રીજી મહારાજે ક્રોધ ક્રોધની પણ ચર્ચા લઈ લીધી છે એનું કારણ છે કારણ એ છે કે ક્રોધ પોતે હિંસક છે જ્યારે ક્રોધ આવે ત્યારે નાની મોટી થોડીક હિંસા કરીને જાય કા કોઈની હત્યા કરી નાખે કાં કોઈને મારપીટ કરે કા કોઈને ગાળા કરે કા કોઈને અપમાન કરે કા ન કહેવાય જેવું સંભળાવી દે અને કા મનમાં મનમાં બીજાને મારી નાખવા તોડી નાખવાની એવાના વમળો પેદા કરીને પછી ક્રોધ જાય એટલે ક્રોધ છે એ હિંસા કરાવે છે એટલા માટે ક્રોધની ચર્ચા લઈ લીધી છે એક સાધુ જંગલમાં ચાલ્યા જતા ત્યાં ચાર સ્ત્રી સામે મળી બહુ જ અફલાતુ ની વાત હો ભાઈ હે ભાર્ગવ ભાઈ સાંભળવા આવે સામે સાધુ કે આવા જંગલમાં આ બહરાઓ હું કામ રખડતા છે અલે સાધુ સાધુ બોલતા છે બૈરા વાત કરતા છે અલે એને સાધુ એ પૂછ્યું કે આ બેનો કેમ તમે રખડો છો એટલે એક બેન કે હું તંદુરસ્તી છું અને માણસના પેટમાં રહું છું સાધુ તંદુરસ્તી અને માણસના પેટમાં રહું છું હિંમત છું અને માણસના હૃદયમાં રહું છું સાધુ કે આ પણ વાત બરાબર છે બહુ સરસ ત્રીજીને કીધું તું કોણ છો તો કે હું શરમ લજ્જા છું અને માણસની આંખમાં રહું છું સાધુ ક્યાં બહુ સરસ બહુ સરસ બહુ સરસ વાત છે ચોથાને કીધું કે તું કોણ છે નફટ થઈને રખડતા છે અલે સાધુ એને પૂછ્યું તમે કોણ છો એક બોલ્યો કે હું અજીર્ણ છું અને માણસના પેટમાં રહું છું એટલે સાધુ કે ભલામણ ત્યાં તો તંદુરસ્તી રે છે તો કે રે છે પણ હું ના આવું ત્યાં સુધી કેટલી અફલાત બીજા ને પૂછ્યું કે તું કોણ છો તો કે હું ભય છું ને માણસના હૃદયમાં રહું છું અરે ભાઈ ત્યાં તો પેલેથી હિંમત રે છે રે છે પણ હું ના આવું ત્યાં સુધી હું આવું એટલે હિંમતે ભાગવું પડે ત્રીજાને પૂછ્યું એને લજ્જા શરમ ને ભાગી જવું પડે ત્યાંથી વાહ બહુ સરસ ચોથા કીધું તું કોણ છો તો કે હું ક્રોધ છું ને માણસના મસ્તક માં છું અરે ત્યાં તો બુદ્ધિ રે છે આ રે છે પણ હું ના આવું ત્યાં સુધી પછી લઈ જેવો હું આવ્યો એટલે બુદ્ધિ ચોકઅપ થરીને ઠીકરું એનું આખું ઓફિસિયલ વર્ક બંધ આપડે પુરાણ સામે દર્શનાંદ આપતા ને એક ભાઈએ બે ને પછી ભેંસ વેચી છે એ જમાનામાં કઈક હજાર રૂપિયા જેવું આવ્યું છે હો રૂપિયા ની નોટો એ લઈને થોકડી મૂકીને પાણી ભરવા ગઈ એને એક દીકરો એક દીકરી એટલે મોટો દીકરો ના દીકરી પાંચ ચાર ચાર ચાર વર્ષના એ રમતા છે ને વર્તો એનો ધણી તો ખેતરે કામ કરવા ગયો હતો આ પાણી ભરવા ગઈ હવે થોકડી મૂકી છોકરાને બધા કાગળિયા હરખા શિયાળાનો સમય આગમનમાં કોલસા એમાં રૂપિયાની નોટ નાખીને આ નાખીને તો ભડકો થયો બીજી નાખી તો કુદે એમાં પાણી ભરી નાખે તો છોકરી કહે જોકો કરે ભાઈ ભકો કરે એને જોયું તેની નોટ આમ લાગે છેલ્લી નોટ આમ પધરાવી અને બાય ને જે ક્રોસ ચેડ્યો ભાઈ એક હજાર એ જમાના ભેંસ આજે વીસ પચીસ નો જે થાય જેવો એક જ ગળદો મારો હવે હું મારા પરિવાર બીજા ને શું મોટું દેખાય એને સીધું દોરડું બાંધીને ગળે ખાઇ ને મરી છોકરી નાની બેઠી બેઠી રડે તેમાં એનો ધણી પછી ખેતરે હતી બપોરે જમવા આવ્યું એને આ જોયું તો છોકરી રડતી હતી બધું પામી ગયું એને થઈ ગયું કે હરા પછી વિનાશ થાય છે હા હવે સમજવાનું છે થોડું થાક્યા છો ઘણા ગ્રંથોમાં ક્રોધ વિશે ઘણી ઘણી બધી બહુ ચર્ચાઓ છે એમાં ક્યાંક ક્યાંક એવું કીધું છે કે જે ક્રોધ અતિશય ક્રોધ છે એ વિનાશક છે નહીં તો કોઈ પણ રીતે જીવનમાંથી કાઢી નાખવા જેવો છે કોઈ પણ રીતે અતિશય જે ક્રોધ છે વિનાશક ક્રોધ એ તો માણસોએ કોઈ પણ હિસાબે છોડી દેવો છે અથવા તો એમાંથી કઈ રીતે બચી શકાય ઘરમાંથી આગા પાછા વહી જવું આ જે થતું હોય ઠંડુ પાણી પી લેવું નાઈ લેવું એ ડાન્સ પાર્ટીમાં વીવું જવું કે જે પીવા જેવું ઠંડુ સોફ્ટ ડ્રિંક પી લેવું કે જે કરવું અથવા તો કુચરા એ બાજી પડવું જે કરવું એ કરવું પણ ઘરમાંથી આગળ પાછા થઈ જાઉં એ કોઈ પણ રીતે બચવાનો ઉપાય ખોલી અતિશય ક્રોધ છે એ સારો નથી પણ એમ કીધું કે થોડો થોડો માપસરનો ક્રોધ એ ઉપયોગી છે માપસર નો એટલે કેવો એટલે પછી દ્રષ્ટાંત આપ્યો કે એક વૃક્ષ ની એક સાપ રહેતો હતો જે કોઈ નીકળે ડંખ મારીને દટ એવો પોબરા કિંગ જેવો ઝેરી કે ડંખ માર્યા બેડું ડખ દ એ રસ્તે પછી લોકો આવતા નીકળતા બંધ થઈ ગયા કેટલાય મારી નાખ્યા કોઈ રસ્તે જ ન ચાલે સાધુ નીકળે એ મહારાજ ત્યાં ન જશો ત્યાં ન છો જ્યાં કાળોતરો બેઠો છે ડંખ મારે મારી નાખે છે ને કોઈ હિસાબે કોઈને છોડતો નથી કોઈ અવગત્યો જીવ છે તમે ત્યાં ન જશો સાધુ કે અવગત્યો જીવ અને એટલા ડંખ મારે છે તો તો મારે જવું જ છે પહોંચેલો સાધુ છે માધવરી વાંચવા જેવી છે અવગત્ય જીવ કેવા હોય છે કે છે ને ભૂત પ્રેતીઓની નથી એનો દાખલો એમાંય છે તમે જોઈ એટલે ઓલો સાપ દૂધારે એટલે પેલા સાધુ આમ હાથ કર્યો યોગ શક્તિ થી અટકી ગયો સાધું કેલા અવગત્યા આવા પાપ કર્યા ત્યારે તો આવી સાપની ની આવી અને હજી કેટલાના જીવ લઈને કેટલા તારે પાપ ભેળા કરવા છે હવે તો કઈક સુધર હવે કોઈને ડંખ મારતો નહી જીવ લેતો નહીં જા ભલે અને ફેણ હંકેલી લીધું સાધુ આમ ભાઈ ગયા પેલો બખો જ મેં પછી લોકોને ખબર પડી કે હવે ઓલો સાપ છે ને એ મારતો નથી એટલે જે નીકળીને લાકડી બોદ આવે કોઈ પાણી કાંકરી મારે કોઈ ધૂળનું ટેફું મારે કોઈ લાકડી થી મારી ને ઉલાડીને આમ આઘો નાખી દે એ લોકડાઈ ગયો સાધુ પાછા નીકળ્યા નીકળ્યા ત્યારે સાપ આ દશા જોઈ એટલે પેલા સાધુ એ કીધી તારી આવી દશા કેમ થઈ ગઈ તો કે બાપા તમે ડંખ મારવાની ના પાડી તે હવે લોકો મારી આવી દશા કરે સાધુ કિંમતી વચન કીધું કે મેં તને ડંખ મારવાની ના પાડી છે પણ ફૂંફાડો મારવાની ક્યાં ના પાડી છે પેલા માણસ અરે ફૂફાડો મારવાનો ને એટલે ડંખ નહીં મારવાનો ફૂ કરવાનો એટલે ફૂફાડો માપસરનો ક્રોધ થોડો રોફ થોડો કડક એનાથી પોતાનો બચાવ થાય લોકો આપણને હેરાન ન કરે બીજું બીજા જે છે એને નિયમમાં શિસ્તમાં રાખવામાં કામ આવે થોડોક જેને દારો કેવાય છે ને દારો હોય ને તો છોકરા નિયમમાં રીએ શિષ્યો નિયમમાં રહીએ નોકર ચાકર છે એ નિયમ મારીએ બગડે નઈ છોકરા બગડે નઈ શિષ્ય બગડે નઈ આ બધો થોડો દારો જે છે માપસર નો ક્રોધ રાખવો જોઈએ એવું કેવાયું છે પણ હવે ભાઈ ક્રોધ એવી વસ્તુ છે કે એનો કેવી રીતે કંટ્રોલ મારીએ એનો કોઈ ચક્કર વાલ તો નથી ને આપડે આટલું જ ખોલવું છે એટલું ખોલવું એટલું બંધ કર્યું એક્સિલરેટર તો એવું કઈ છે ને કે દબાવીને ઉભું રાખી દબાવીને રાખી દેવું હા છે અમુક પ્રકારની જો સમજણ જીવનમાં નક્કી થઈ જાય મારે બધા કરવાની છે ઘસતા ઘસતા લુગડું ઉજળું થાય ભાઈ પણ વિચાર જ ન કરીએ સમજવાની કોશિશ જ ન કરીએ ધોકો મારવાની કોશિશ જ ન કરીએ તો તો ઉજળું લુગડું થવાનું જ નથી ને તો જો અમુક પ્રકારની સમજણ દ્રઢ થઈ જાય તો માપસર ક્રોધ છૂટો મૂકી શકાય કેવો એક આપણો આપણે ઈચ્છીએ એવું દુનિયામાં થતું નથી માન સન્માન જાળવે આપણા બધા વખાણ કરે એવું પણ દુનિયામાં શક્ય નથી કારણ કે સૌને પોત પોતાનું માન સન્માન ની પડી છે અને માણસ ઈરસાળો છે એટલે એકબીજાની ટીકા નિંદા કરવા નો જ ચોથું અમુક વસ્તુઓ એવી છે કે જયારે પતતી હોય ને ત્યારે જ પતે ઉતાવળ કરો તો એમાં કાંઈ ફેર પડે નહીં પાંચમું કે આપણે વિક્ષિપ્ત ન થવું હોય ડિસ્ટર્બ ન થવું હોય તો પણ જીવન એવું છે એવા પ્રસંગો બનવાના બનવાના ને બનવાના છે છઠ્ઠું કે આપણે સો સાચા હોઈએ તો પણ બધા લોકો આપણી વાત સ્વીકારી લઈએ એવું પણ શક્ય બનવાનું નથી સાતમું વસ્તુ કરતા વ્યક્તિ મહાન છે વસ્તુ જતી હોય તો છોડી દેવી પણ વ્યક્તિઓ સાથે જો સારા સંબંધો કેળવા તો એ સુખ આપશે અને સારી શાંતિ આપશે માટે વસ્તુને માટે શિષ્યોને કે અનુયાયીઓને કે પછી બાળકોને એને હેરાન કરી મુકાય નહીં આઠમું કે ચિત્તની શાંતિ મહત્વની છે એ ગુમાવવી પાલવે એવું નથી આવા આવા જ્યારે આપણે કંઈક સમજણના આ જાડા છે એને જો આપણે તૈયારી રાખી હોય તો ક્રોધ છે મારું જ બધા માનવું જોઈએ એટલે કેવાય છે ને શેઠ એ ઘરે હતા ત્યાં એનો છોકરો ગાડી લઈને આવ્યો એટલે છોકરાએ ગાડી પાર્ક કરી એટલે ઓલા શેઠે એના છોકરાને તરત કીધું નાખતા નાખતા નાખતા દમ આવી જાય છે તો પછી આ ખુલ્લામાં પાર્ક કરવું એમાં શું વાંધો આમાં એટલી જગ્યામાં નથી નીકળાતું નથી જવાતું હરકી રીતે અને બાપુજી કે નહીં ગાડી ત્યાં જ પાર્ક કરવાની ન્યા કરો એટલે ચોક સારો નથી દેખાતો છોકરો કે ચોક તમારે સારો દેખાડવો છે કે સગવડતા જોઈએ છે પણ એના બાપુજી કે નહીં હું કઉ એમ જ થવું જોઈએ છે ને બોલો એટલે પછી સામાન્ય સાંભળવાના નહીં એની વાતને સમજવાની કઈ કોશિશ નહીં કરવાની બસ પોતાનું પકડી રાખવાનું તો પછી તો એ અવડી જ વિપરીત અસર થવાની છે શેઠ એની ફેક્ટરીમાં આવ્યા ને ત્યાં એક જણા નોકર ચાકર બધા એ બધા કામ કરતા એમાં એક જણો ઉભો બીડી પીવે અને શેઠ જોઈ ગયા એવા ખીજાના મુરખના સરદારા બધા કામ વખતે તમે આવી બીડીઓને ટૂઠા ફૂકો છો તમને ખબર પડે છે કે નહીં ત્યાં એનો છોકરો હતો ને બાજુજી એમણે કીધું પણ બાપુજી પણ બાપુજી તું રહેવા દે એક તો આવા બીડા ચું એને તું કઈ કહેતો નથી સમય બગાડે એનું કઈ કહેતો નથી પાછો મને કહેશો તું તમે કઈ બોલો બોલોમાં મને રોકવા વાળો તું છો તારે આને ન રોકવા જોઈએ અહીંયા બીડીને ઠૂઠા છું હેના સમયની વખતે આવી રીતે ઉભારી છે સમયનો કઈ ભાન ભાન છે કે નહીં કોઈ મારમર્યાદા કંઈ છે કે નહીં ઓલે બીડી પીતો તેને કંઈ કેટલો તારો પગાર છે મારો પગાર ચાર છે બાપુજી બાપુજી તમે ચાર હજાર રૂપિયા કેમ આપ્યા તો કે કેમ ચાર હજાર એડવાન્સ માં પગાર આપીએ એટલે લપ છૂટે પણ બાપુજી ઈ ક્યાં આપણો નોકર હતો એ તો પોસ્ટ ઓફિસલ આપવા આવ્યો હતો હવે પણ એ કઈ વાત સાંભળે બીજાની અગવડતા સગવડતાનો જરાક વિચાર કરે કે હું મારી વાત કરું છું પકડી રાખું છું પણ બીજાને કેટલી અગવડતા પડે છે બીજાને કેટલી સગવડતા થાય છે બીજાની શું રુચિ છે બીજાનું શું સુખ છે બીજાની કેવી ઈચ્છા છે એ મારે સમજવું છે ના મારો પક્કો બરાબર તમારું જે થવું એ થાય પણ આ અહીંથી નહીં કહે આવી વ્યક્તિ છે ને ઘણા ક્ષેત્રમાં પછી પછડાટ ખાય છે પરિવારના સભ્યોને એના પ્રત્યે નફરત થઈ જાય છે બોલે નહીં દિલમાંથી પ્રેમ બોલો જાય અને એવી વ્યક્તિ હકીકતે અંદરથી સાવ એકલી અટુલી હોય છે સાવ એકલી અટુલી હોય છે હવે એવી વ્યક્તિ જો સતત એમ વિચાર કરે કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે કે મારો વાંક છે મારો વાંક છે મારે પાછું વળવાની જરૂર છે મારે સમજવાની જરૂર છે એમ જ્યારે સમજે ત્યારે પોતે સુખી થાય અને બીજાને સુખ આપી શકે એ વગર ન થાય પણ મૂળ વાત એ છે સમજણની દ્રઢતા પેલી હું કહું એમ જ બધું થાય એવું શક્ય નથી ક્રોધ શક્ય બને પણ એક વાત રાખવા જેવી લોકો એવા ટાઢા બોલ હોય છે એ જરાય તમને તપતા જ ના લાગે એટલે આપણને તેમ લાગે સજ્જન મૂર્તિ છે પણ અંદર થી દ્વેષ ઈર્ષા છળ કપટ પ્રપંચ એવા કાવા દાવા એના એવા ટાઢા બટેટાવાળા ઉપર જેમ ઠંડા ને અંદરથી ગરમ એ એવી બધી ચાલ ચાલતા હોય ને એને આપણી દેશી ભાષાની અંદર મૂઢ એટલે મીંઢા કીધા છે શું કીધા છે મીંઢા એ મીંઢા તો બહુ ખતરનાક તપાવો તો નહીં આપણને સંત મૂર્તિ લાગે પણ અંદર બટાટાવાળા ને જેમ ગરમ એવા આમ અડા દે ધીમેક થી આપણો લાલ થઈ જાય બેઠક અને પાછા શાંતિથી રહી જાય એ મીંઢા તો બહુ ખતરનાક એના કરતા ક્રોધી લોકો સારા એટલે કે ત્યારે છે બકી નાખે ક્રોધ એની પાસે બકાવી નાખે એ નિખાલસ જેવું કઈ નાખે એને પેલા મીંઢા જેવું ના આવડે એટલે અતિશય ક્રોધ પણ સારો નથી અને મીંઢા પણ સારું નથી માપસર ક્રોધ છે એ સારી વાત છે માપસર રાખી શકાય તો એમાં પણ થોડો સુધારો કરવા જેવો છે એ મધ્યના સત્યાવીસ માં વચનામૃત માં મહારાજ સુધારો સૂચવે છે એ ક્રોધ માપસરનો યોગ્ય પણ તેના માટે પોતાના માટે ક્યારેય ક્રોધ ના આવે જરાય ક્રોધ ના આવે પણ હિત માટે સત્સંગના હિત માટે ધર્મના હિત માટે સંપ્રદાયના હિત માટે એના માટે ક્રોધ કરે પણ એ ક્રોધ પણ સેજ સાજ માપસરનો ક્રોધ કરે એ મધ્યના સત્ય વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ વચ્ચે ચર્ચા છે તમે ઘરે જઈને વાંચી લેજો બહુ સરસ એવા વાત તો એને મન્યુ કહો છે શાસ્ત્રમાં મન્યું એટલે અનિ અન્યાયને સાંખી ન લે એ મન્યું સામે થાય અનિતિ અન્યાયની સામે થાય આ ગાંધીજી આફ્રિકા ગયા અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ફર્સ્ટ ક્લાસમાં બેઠા અને મેરીજબર્ગ રેલવે સ્ટેશને એના ધોળા લોકો એનો બધો સામાન આંત બધું ધક્કા મારે કાઢી મૂક્યા ગાંધીજી અનિતિ અન્યાયની સામે થયા કે આવું શું કરવા ને હું ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ લઉં છું ને હકદાર છું મને શું કામ આવી રીતે કાઢીને મૂકી દે હું મારો સામાન નહીં અડું એમણે સત્યાગ્રહ કર્યો અન્યાયની સામે થયા અને પરિણામે ભારત દેશની આઝાદીનો ઇતિહાસ સર્જાયો જો એ સાંખી લીધું કે હશે આપણે તો સાધુ રાખો ને શાંત રહ્યો ને આ કાંઈ આપણા કીધા કાંઈ સુધરે નહીં આમાં કાંઈ કરાય નહીં છે બધું બરાબર એટલે તો પછી ખરાબી વધતી જાય તો ખરાબી વધે પણ પેલું એટલું જ સાચું યાદ રાખવાનું પાછું મન્યું એટલે પુણ્ય પ્રકોપ પૂર્ણ પ્રકોપ એટલે પરમાર્થને માટે જ એમાં સેજ પણ પોતાનો સ્વાર્થ આવે શેજ અહંકાર આવે સેજ પોતાનો રાગ દ્વેષ ઈર્ષા કપટ ભળી જાય તો એ પૂર્ણ પ્રકોપ નથી રહેતો એ પાપ પ્રકોપ બની જાય છે એની પાપમાં ભાગીદાર બનાવે છે પોતાને માટે ન તપે પરમાર્થને માટે તપે સંત એકનાથજી નો પ્રશ્ન સંત એકનાથજી ગોદાવરી નાવા જતા હતા કદાચ જાણીતો જ નાઈન પાછા આવ્યા ત્યાં હોય પઠાણ ઉભો હતો નહીં પઠાણીની માટે થૂંક્યો સંત એકનાથજી તરત પાછા કાંઈ પણ બોલ્યા આવ્યો પાછા ગોદાવરીમાં નહોવા વહી ગયા એ નાઈન પાછા ભીના લુગડા પછોટો વાર પાછા નીકળ્યા પાછો ઓયલો પઠાણ હતો નહીં ટેકરા ઉપર બેઠો હતો પાછો એકનાથજી ઉપર થૂંક્યો એટલે વળી એકનાથજી પાછી વળી સ્નાન કરવા ગયા આવી રીતે એકવીસ વાર થૂંક્યો અને એકવીસ વાર સંત એકનાથજી ગોદાવરીમાં સ્નાન કરવા જાય એ એકવીસમી વાર નાઈને જયારે પાછા વળ્યા ત્યારે પેલો પઠાણ હતો પગમાં પડી ગયો મહારાજ તમે તો સંત પુરુષ છો મારા અપરાધને ક્ષમા કરો મેં બહુ પાપ કર્યું છે સંત એકનાથજી કે એટલે તે ક્યાં પાપ કર્યું છે આજે એકાદશી નો દાડો એક વાર ગોદાવરી નાઈએ તોય પણ કેટલું પુણ્ય થાય તો તે મને એકવીસ વાર ગોદાવરી સ્નાન કરાવ્યું તારા જેવો બીજું ઉપકારી જીવ નહીં કહે હવે આવી સાધુતા વગર આવું વેણમાંથી નીકળે એ નહીતર એ નાવાનું તુંબડું મારી માથું ફોડી નાખે એટલે આ પણ આ નહીં પોતાના માટે તપે બિલકુલ નહીં એને પોતાનું ગમે એટલું અપમાન કરો ગમે તે ગાળ્યો દેવો ગમે એટલા ધક્કે ચડાવો ગમે તેટલું કરો પોતાના માટે ન તપ પરમાર્થ માટે એ લોકોને સહન થાય ધર્મનું એકનાથજી નું જેવું અશક્ય નથી કઠણ છે કઠણ છે પણ અશક્ય નથી એટલે શ્રીજી મહારાજે આ વાત કરી કે કોઈ એમ કે આ વચના વ્રત માં કે કોઈ એમ કે કે હજારો માણસોને નિયમમાં વર્તાવા હોય તો પછી બહુ સાધુતા રાખીએ તો ક્યાંથી ચાલે તો શ્રીજી મહારાજ કે એનું તો એમ છે કે યુધિષ્ઠિર મહારાજનું હજારો ગાઉમાં રાજ હતું તોય પણ એને સાધુતા રાખી છે માટે ભીમચંદ જેવા તો દારા દેનારાનો પાર નથી તીખા સ્વભાવવાળાનો કોઈ પાર નથી પણ સાધુ થવું એ ઘણું દુર્લભ છે અહીંયા આપણને લાગે કે ભાઈ આ યુધિષ્ઠિર મહારાજની થોડીક વધારે પડતી ક્ષમા છે સીતાજીની વધારે પડતી સહનશીલતા છે લાગે ગાંધીજીની સત્ય અહિંસા બહુ વધારે પડતી છે અતિશય ક્ષમા અતિશય સત્યના હિંસા એ આવા પાત્રો ભરેલી પરમાત્મા ઉપરથી મોકલે છે ખાસ કોના માટે મારા તમારા માટે આયોજન કરીને આવી ભરપૂર વ્યક્તિઓ મોકલે છે સોળાની કારણ કે ત્યારે આપણે થોડોક એમાંથી દડો લઈ શકીએ કે આ આવા આટલા સમર્થ હતા છતાં આટલું સહન કર્યું આટલું જતું કર્યું તો ભલા માણ આપણે થોડુંક સહન કરીએ નહીં આપણે થોડુંક જતું ન કરીએ એ સોળ આની વર્તે ત્યારે આપણે બે આની વર્તી શકીએ એટલા માટે કુદરતનું આ આયોજન છે ભલે આપણે વધારે પડતું લાગે પણ ત્યારે માનમાંડ આપણે થોડુંક જીવમાં ઉતરવાનું મન થાય આ સીતાજીએ અનહદ પતિવ્રતા ધર્મ પાડ્યો નહી તર મને વિચાર આવ્યો સીતાજીને જંગલમાં મોકલી દેતા ત્યાં જંગલમાં સુકામ રહેવું જોઈએ એને પિયર ભૈયા જે કઈ વાંધો છે એના ધણી કાઢી મૂકે ભાઈ રહ્યા પિયર જે નથી રહેતા આરામથી એમાં કઈ ના પાડી શકે કોઈ જનકપુરમાં જઈને મિથેલા પતિ મહારાજાને કે જનકને કે મને મારે ઘેરેથી મારા ધણીએ મને કાઢી મૂક્યા છે તો બાપ ને તો દીકરી રહી શકે છે પણ નહીં મારા પતિ રામચંદ્ર જંગલમાં મૂકી છે એટલે હું જંગલ માંથી આગી પાછી ન થાવ ધન્ય છે સીતાજીને હે આવી સહનશીલતા આવો પતિવ્રતા ધર્મ અતિશય લાગે આપણને અને આજે ચિંતકો પછી આવું હમીજ્યા વગર નું કરે પછી ક્રાંતિકારી થવા હટુ થી પણ થોડો વિચાર કરે નહીં ભાઈ એ સીતાજીએ આટલું સહન કર્યું ત્યારે એકવીસ લાખ વર્ષથી આજે પણ એમાંથી સીતાજીમાંથી પતિવ્રતા ધર્મની પ્રેરણા લઈને આજે ભારત દેશની અનેક દીકરીઓ પતિવ્રતાનો ધર્મ પાળે છે ભારતની સંસ્કૃતિને ઉજાળે છે એ આ સીતાજીની સહનશીલતા આપણે ગાંધીજીએ વિશ્વમાં બહુ આપ્યું ગાંધીજી વિશ્વને ઘણું આપ્યું પણ એની પાછળ કસ્તુરબાનું સમર્પણ ન હોત તો કાંઈ ન કરી એ કસ્તુરબા એ ગાંધીજીનો પડછાયો થઈને જે જીવન જીવન જે રીતે સમર્પણ આપ્યું છે એના પરિણામે ગાંધીજી ગાંધી મહાત્મા થઈ શક્યા છે અને એ કસ્તુરબા રાત કેતો રાત દી કેતો દી જાજરું ધોવાનું કેતો જાજરું ધોવાનું જે કરવાનું કે બધું કરે એવી પતિવ્રતા નારી ગાંધીજી બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું તો એ કસ્તુરબા કશું જ બોલ્યા નહીં આવી પ્રતિવ્રતાની એને પ્રેરણા માં જાનકી સીતા ને રામાયણ માંથી મળી છે એનું પરિણામ કસ્તુરબા છે તો આવી ઊંચી વ્યક્તિઓ એટલા માટે કુદરત આપણા માટે મૂકે છે અંતમાં હું એટલું જ કહીશ કે આવી સત્ય અહિંસા સહનશીલતા અને ક્ષમાથી લબાલ ભરેલી વ્યક્તિઓમાંથી આપણે થોડી પ્રેરણા લઈને આપણું જીવન સુધારવાની કોશિશ કરીએ અને ભગવાનને અર્થે ધર્મને અર્થે સત્સંગને અર્થે સંપ્રદાયને અર્થે થોડું આપણું જીવન વાપરીએ અને એવા અર્થે જીવતા જીવતા કાંઈક જીવનમાં કાંઈક સહન કરવાનું આવે તો એને પ્રેમથી સહન કરીએ એ જ આપણા માટે પગલે પગલે ગોદાવરી સ્નાન બરાબર છે એટલે અંતમાં શ્રીહરિના ચરણમાં એટલી પ્રાર્થના કરીને વિરમીશ કે આપણા જીવનમાંથી હિંસા અને ક્રોધ ઓછા થાય અને શ્રીહરિના ચરણમાં એમના વચન પ્રમાણે વર્તમાનનું બળ મળે એટલી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ